જાનંદ સ્વામી મહારાજ સ્વામી નારાયણ તારીખ છવીસ બે વાત ચાલે છે સંપ્રદાય ના છ અંગે તે છ અંગ છે મંદિર દેવ આચાર્ય સંતો હરિભક્તો અને શાસ્ત્રો એ શાસ્ત્રનું એ છઠું અંગ સંપ્રદાયનું છઠ્ઠું અંગ શાસ્ત્ર એ વિશે વાત ઘણા વખત ચાલે છે એટલે મૂળ સંપ્રદાયના જે શિક્ષાપત્રી વચ્ચના અમૃત હરિવાક્ય સુધા સિંધુ હરિ લીલા અમૃત હરિચરિત્ર અમૃત સાગર વગેરે જે ગ્રંથો છે ભક્તો ચિંતામણ્યા બધા ગ્રંથો તેમજ કાવ્યો તેમજ ગોપાળાનંદ સ્વામીની વાતો ગુણાતીતાનંદ સ્વામીની વાતો જે કોઈ ભાષ્ય થયા છે એ બધા નંદ સંતોનું સાહિત્ય એ આપણા સંપ્રદાયના સિદ્ધાંતોના પ્રમાણ ગ્રંથો છે આધારભૂત ગ્રંથો છે એને સાચવવા એમાં જયારે ફેરફાર થાય છે ત્યારે મત ઉભા થાય છે અને કલ્યાણમાં પણ એટલી જ ખોટ થાય છે તો ગયા પ્રવચનમાં આપણે વાત ચાલતી હતીતાલીસ માં વચના વ્રતની એ વચના વ્રત માં શ્રીજી મહારાજ સેવા મુક્તિ ની વાત કરે છે તમને અમુક વસ્તુ સમજાય નહીં એટલે જલ્દી પેલું ના થાય પણ બે પ્રકારની મુક્તિ છે એક સેવા મુક્તિ બીજી લીન મુક્તિ આ મુક્તિ શબ્દ કયો છે કે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે કેવા પ્રકારની મુક્તિ પ્રાપ્ત થાય છે એ સંદર્ભમાં એક સેવા મુક્તિ કે ભક્ત ભગવાનના ધામમાં જાય છે ત્યારે ભગવાન નો પાર્સદ થાય છે ભગવાનની સેવામાં રહે છે એને સેવા મુક્તિ કહેવાય અને નિરાકારવાદીઓ છે એ અક્ષર બ્રહ્મમાં લીન થઈ જાય છે એટલે એને લીન મુક્તિ કહેવાય છે આપણે શું છે સેવા મુક્તિ છે સાકારવાદીઓ માત્ર બધા જે આચાર્યો છે સેવા મુક્તિ ઈશ્વરચંદજી સ્વામીએ જે વચનામ્રત રહસ્યર્થ નામની જે ટીકા જે વચનામ્રત પ્રત બનાવી અને એમાં જે કહીએ વિવરણ કર્યું ટિપ્પણી કરી લખી એ અમે જે પ્રતિપાદન કરીએ છીએ બાપાશ્રીના નામે જે પ્રતિપાદન કરીએ છીએ લીન મુક્તિ છે શિવજી મહારાજ સિદ્ધાંત સેવા મુક્તિ છે મૂર્તિમાં પ્રવેશીને મૂર્તિમાં નક્ષિક અંદર રહીને જી મહારાજનું મૂર્તિનું સુખ ધામમાં લેવું મુક્તિ અને આગળ આપણે કહ્યું છે એ પ્રમાણે કે એમણે અબજી બાપાશ્રીને એક વિશિષ્ટ રીતે ઉપસાવવા માટે અલગ વિશિષ્ટ રીતે રજૂ કરવા માટે એમણે જે આ બધું અને એક અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંત સામે એમણે જે લીધું તો પછી એમને ફરજીયાત કઈ કરવું જ પડે અલગ બાપાશ્રી અંદરથી સમજે છે મૂર્તિમાં પ્રવેશીનો નક્ષ માણવું એ અશક્ય જ વસ્તુ છે અને શાસ્ત્ર વિરુદ્ધ છે અને લીન મુક્તિ છે એ સમજે છે એ સમજે છે એટલે એ ક્યાં ખબર પડે તેતાલીસ માં વચ્ચેના મૃતમાં મારે ગઈ વખતે આ રહી ગયું હતું હવે તમે કુંડળ કે રાજકોટની એટલે વડતાલ કે અમદાવાદની પ્રત ખોલો અને હું વાંચું બાપાશ્રીને નામે બનાવેલી પ્રત ઈશ્વરચંદ સ્વામીએ બનાવી છે રહસ્યાર્થ એ હું વાંચું પ્રથમ તેતાલીસમો તો પ્રારંભ માં છે એટલે તમારે કઈ બઉ ગોતવું નથી આવી શ્રીજી મહારાજ સર્વ ભક્ત કરુણા દ્રષ્ટિ ભાગવત પુરાણ કયું છે જે ભગવાન ના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિ નથી ઇચ્છતા એનો મતલબ શું છે ભાગવત પણ ઈચ્છતું નથી ભાગવત સિદ્ધાંત મુકે છે શ્રીજી મહારાજ અને ભાગવત શ્લોક અંદર મુક્યા જ છે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા તે ચાર પ્રકારની મુક્તિ તે શું હવે ધ્યાનથી જોજો કેટલો ફેરફાર થાય છે કારણ કે એમને માથે આવે છે અને માથે આવવા કરતાં એમને એવું બતાવવું છે કે અમે લીન મુક્તિને નથી માનતા પોતે પકડાઈ ન જાય એટલા માટે ફેરફાર કરે છે અંદર થી ખબર છે કે અમારી લીન મુક્તિ છે જો એવું ના હોય તો આ ફેરફાર શા માટે કરવો પડે આપણે સત્ય હોય તો મારો મચોડ કરવાની જરૂર શું પડે કોર્ટ ની અંદર જે માણસ સાચો છે સાચું જ બોલે છે ખોટું હોય એને ઘણું બધું કઈક ઉભું કરીને કાતે બધું કરવું પડે છે તો ઊભું કરવું પડે છે મતલબ એ છે કે અંદર ખોટા છે અને બહુ મજાની વાત તમને રસ હોય તો એટલો બધો આનંદ આવશે એટલે જાણવા માટે કે આપણે આપણે મૂળ સંપ્રદાયને કેમ વળગી રહેવું જરૂરી છે હું આ બળતરા એટલા માટે કરું છું મારે કેશ્વરદાજી સ્વામી સાથે કઈ વિરોધ છે અબજી બાપા સાથે મને ટોટલી કોઈ વિરોધ નથી હું તો માનું છું માનસિક પૂજામાં સંભાળું છું બાપા બાપા છે પણ એમને નામે થયું છે એ હું સંપ્રદાયના હિતમાં કહી રહ્યો છું હવે જો ભગવાનના ભક્તો હોય તે ચાર પ્રકારની મુક્તિ ત્રીજું ભગવાન ના સરખું રૂપ ને ઐશ્વર્ય પામવું જો બદલી ગયું અને ચોથું ભગવાન ના સ્વરૂપ ને વિશે લીન એવી રીતે ચાર પ્રકારની મોજી સાંભળો તમે એવી રીતે ચાર એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાન ભક્ત ન ઈચ્છે ત્યારે એ શાને ઈચ્છે એ પ્રશ્ન છે સેવા કાઢી નાખ્યો ભગવાન કેવળ ભગવાનની સેવા છે કાઢી નાખ્યું કારણ કે એમને માથે આવે છે એનો મતલબ છે કે સેવા ઈચ્છતા નથી અને બીજું એ લીન મુક્તિ છે એને પોતે જે માની છે મૂર્તિમાં પ્રવેશીને રહેવું એ લીન મુક્તિ છે કારણ કે બધે લીન શબ્દ જ પકડે છે લીન મુક્તિ નથી તો શું છે એવો એને કોઈ પકડે નહીં એટલા માટે રમા રમત કરી કે જુઓ નહીતર આપણા મૂળ વચનામત ચોથી મુક્તિ તરીકે લીન મુક્તિ શબ્દ નથી એ લુઈન મુક્તિ એને મૂક્યું અને બે મુક્તિ ઐશ્વર્ય સરખું ઐશ્વર્ય પામું સરખું ભગવાન ઐશ્વર્ય પામુ આવી એક મુક્તિ આ વસ્તુ બિલકુલ ખોટી છે કારણ કે દરેક શાસ્ત્રો ચાર મુક્તિ અલગ અલગ જ બતાવે છે અને શ્રીજી મહારાજે ભાગવતની જે ચાલો છે તૃતીય સ્કંદ નો જે શ્લોક મૂક્યો છે એમાં ચારેય મુક્તિ નામ સાથે ગણાવી છે અને પાંચમી એકત્વ મુક્તિને પણ ગણાવી છે મારા જે આ વાત કરી છે મારું બદલે તો એમણે આ ખેલ કયો છે કે કોઈ એમને એમ મેણું ના મારે તમે લીન મુક્તિ માનો છો આખી રમત રમ્યા આજ હું કઈ મારું ભેળવતો નથી એ સાચા હોય તો આટલું બધું કરવાની જરૂર નથી હવે એમણે આ લીન મુક્તિ લાવી અને લીન મુક્તિ નો પ્રશ્ન ઉઠાવ્યો નહીત્ર અહીંયા તો પ્રશ્ન જ નહોતો ને મારા લીન મુક્તિને સંભાળી નથી શ્લોક મૂકી દીધો આજે આ છે અને એમાં જે મારા જે છે સારોક્ય સારષ્ટી એટલે ઐશ્વર્ય સામીપ્ય સારૂપ્ય અને એક આપી મુક્તિ એને પણ ભગવાનના આપ્યા તો નથી ઇચ્છતા એવો જે ભાગવત નો શ્લોક છે ભાગવત ઓગણત્રીસ છે બતાવી દીધું અને અર્થ આપી દીધો એટલે વાત પૂરી થઈ ગઈ આપણે તો લીન મુક્તિ ની ઈચ્છતા જ નથી આમ ઉમેર્યું શા માટે પ્રશ્ન ઉઠાવો છે પ્રશ્ન ઉઠાવીને એવું એમને દેખાડવું છે કે આપણે લીન મુક્તિ નથી આ ભ્રમ પેદા કરવાની વાત હું તમને થોડું હવે ટીપ્પણીમાં એ પોતે જ પ્રશ્ન ઉઠાવે છે કે ભગવાનના સ્વરૂપમાં લીન થવું જો શબ્દ નહોતો પણ લીધો લીધો મૂક્યો ગોઠ્યો હવે પ્રશ્ન એ જ ઉઠાવે છે ભગવાનના સ્વરૂપમાં લીન થવું તે મુક્તિ ન ઈચ્છવી એમ કહેવું તે મુક્તિની ઈચ્છા વાળા કેવી રીતે લીન થવા ઈચ્છતા ના પાડીએ છીએ કેમ કે સારંગપુર માટે તે કઈ સમજાતું નથી તે કૃપા કરીને સમજાવવા બાપા શ્રી નામે આ બધું છું સારંગપુરના અગિયાર માં મહારાજે લક્ષ્મીજીની વાત કરી એ ક્યારેક લીન થઈ જાય છે ક્યારેક બારે છે બરાબર છે પરંતુ શિક્ષા નો વામે યશસ્થિતા રાધા શ્રીષ્ટય વક્ષી એની વ્યાખ્યાઓ હોય કે સત્સંગી જીવનમાં વ્યાખ્યાઓ હોય કે મારા જે આગળના લક્ષ્મીજીની યાદ કરી છે એક ચિન્ન રૂપે લક્ષ્મીજી રહ્યા છે પ્રવેશ નથી અંદર હવે જોવો જવાબ આપે છે તે મુક્તિની ઈચ્છા જળમાં જળવત અને અગ્નિમાં અગ્નિવત એક થવા ઈચ્છે છે તેનો નિષેધ કર્યો છે એટલે તેની ના પાડી છે જવાબમાં કે મધ્યના આડત્રીસમાં છે મારે કે જળમાં જળ મળી અગ્નિમાં અગ્નિ મળી એમ નિષ્ધ એમ પ્રવેશ ન સમજવો પણ આગળ બતાવ્યું એ કે શું વાંજ્યા દીકરો આવે કામીને સ્ત્રીમાં પ્રવેશ થાય આશક્તિ થાય એ રીતે પ્રવેશ મારે જાણવો સ્પષ્ટ સમજાયું છે મધ્યના આડત્રીસમાં પણ ત્યાં મહારાજે કહ્યું છે જળમાં જળ મળી જાય અગ્નિમાં અગ્નિ મળી જાય એમ પ્રવેશ ન સમજવો તો એ વાત આવી લીધી કે જળમાં જળ અને અગ્નિમાં અગ્નિ એક થઈ જાય એવી રીતે એવી છે તેનો નિષેધ કેની ના પાડી છે અને સેવાને એટલે દાસપણાને ઈચ્છનારા નિષ્કામ ભક્ત તો જળમાં મિનવત મૂર્તિમાન થકા મૂર્તિમાં રહે છે પણ એક થઈ જતા નથી માછલા જન દરિયામાં જળ મારીએ છીએ એવી રીતની આ મુક્તિ છે અમે જે કહીએ છીએ તો પ્રભુજી લીન જ તો માછલું તો અંદર જ છે તો પણ હજી બઉ સરસ છે એટલે આપણે આવી રીતની મુક્તિ છે કે ભાઈ માછલું જળમાં લીન થાય તેવી પણ છે તો લીન મુક્તિ એ તો નાનું બાળક પણ સમજે ભાઈ માછલા કે છે વાત તો લીન મુક્તિ છે પછી પકડાય છે તો શ્રીજી મહારાજ પોતાની મૂર્તિમાં રાખીને પોતાનું સુખ ઐશ્વર્ય આપે છે મૂર્તિ ની અંદર રાખીને એ પણ હજી જુઓ આ અનાદિ મુક્ત સ્થિતિ છે મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ ભોગવવું રોમ રોમ એ અનાદિ મુક્તની સ્થિતિ છે અને હવે મજાની વાત છે જે કોઈ સમજદાર હશે એને રોમ રોમ દીવા થઈ છે અને પરમ એકાંતિક છે એ અને પરમ એકાંતિક જે મૂર્તિને સન્મુખ રહ્યા છે બહાર રહીને જે પરમ એકાંતિક બધા દર્શન કરે છે તે મુક્ત પણ દાસત્વ ભક્તિવાળા છે ને શ્રીજી મહારાજના સાધર્મ્યપણાને પામેલા છે તમને ના સમજાય પણ હું સમજાવિક કરતા ઊંચી સ્થિતિ વાળા છે પરમ વેક છે એ બહાર રહે છે એને મૂર્તિ માં ગમ નથી પડતી એવું એ બધે સમજાવે છે પ્રભુ પણ એક શબ્દ મહત્વ વાપર્યો કે શ્રીજી મહારાજ ના સાધર્મ પામેલા છે કોણ પરમ વેક વચનામૃત માં ભગવાન પોતાના સાધર્મ્યપણાને પાનમાંથી આગળની કોઈ વાત કહેતા નથી ત્યાં એન્ડ આવી જાય છે તત્વજ્ઞાન સાધર્મે માં બસ ભાગવત આદિ ગીતા બધા શાસ્ત્રો ત્યાં એન્ડ આવી જાય છે મમ સાધરમે માગ નિરંજન પરમ સામી સમજાઈ ગયું ત્યાં અંત આવી ગયો અને એ પરમ એકાંતિકી છીએ તો એ તો બરાબર જ છે એનો અર્થ બીજો શું થયો સાધર્મ પણ ઉપાય થયું ઉપર એક જ રહ્યું એકત્વ સમજદાર સમજી જાય સાધર્મ પણ આને પામેલા છે એ બધા બાર બેઠા છે તો બેચ્યું એકત્વ એકત્વ નો મતલબ છે કે લીન થઈ ગયા તો લીન મુક્તિ થઈ પરવું તમે ગમે એટલી ના પાડો પણ થઈ લીધા મારે એક કહેવાનું છે આગળ આપણે ઘણું જોયું આ છેલ્લે પણ જોયું વરતાલ અને અમદાવાદ દેશની જે ઓરિજિનલ પ્રત્યે છે અસલ પ્રજ્ય છે એમાંથી કાપકૂપ કરીને હજી તમે જેટલું તપાસો એટલું ઘણું નીકળી શકે એમણે એના શબ્દો નાખ્યા છે નાખ્યા છે એવી રીતે કરીને એમણે એક વચના પરથી પ્રત્યાર કરી છે પોતાના મન માનેલી રીતે એટલે મન ગણંત વચના પરત રહસ્યાર્થ માટે એમની ઓરિજનલ પ્રત્યે છે એ સાચી છે આનાથી કોઈ મોટો અપરાધ હોય શકે બીજો પ્રશ્ન હું તમને કરું હા સાચી છો શ્રીમદ ભગવદ્ ગીતા એમાંથી કોઈ કોઈ માણસ એવો થાય અને શ્લોકો ઘણા કાઢી નાખે અને પોતાને મન ફાવે એમાં શ્લોકો નાખી અને નવી પ્રત બનાવે શ્રીમદ ભગવદ્ ગીતાની તો કોઈ માને ખરાબ તો હું એમ કઉ છું કે આ અમદાવાદ અને વડતાલ દેશની ઓરિજિનલ પ્રતને કાપી કૂપી ને આપણે રહસ્યાર્થ વચના રહસ્યર્થ પ્રતિપટકા માટે જે પ્રત બનાવી એને આપણે માને છે શા માટે ગીતામાં ગાલમેલ કરત કોઈ માનતો નથી તો આપણા વચરામર્ગમાં ગાલમેલ કરીને એમણે આવું વર્જન બનાવ્યું તો આપણે શા માટે માનવું જોઈએ માનવા યોગ્ય જ નથી ને અને ફેરફાર કરી નાખે એ શાસ્ત્ર કલ્યાણકારી પણ રહેતું નથી એટલે આ બનાવેલી પરત ઈશ્વરચંદી સ્વામીએ અને એ તો મેં આગળ પુરાવા સાથે બતાવ્યું કે એમણે બનાવી છે અને તમને કાપી કુપીને કેટલું કર્યું એ પણ બતાવ્યું છે હવે તો સમજાઈ જવું છે કે આ એકદમ નકલી પ્રત છે તો જે શ્રીજી મહારાજના સિદ્ધાંતને સમજતા હોય અને સમજો જેને શ્રીજી મહારાજમાં જ નિષ્ઠા હોય એ આ પ્રતને માને નહીં શ્રીજી મહારાજમાં જ નિષ્ઠા હોય ને શ્રીજી મહારાજના સિદ્ધાંત ને જાણતા હોય એ અબજી બાપાને નામે તૈયાર કરેલી વચનામૃત રહસ્યર્થ પ્રતિમાં જે વચનામૃત ની છે એને માને નહીં વાંચે નહીં અને બીજાને વાંચવાની સલાહ આપે પણ નહીં કદાચ કઈ આવી જાય ઘરમાં કે બીજી રીતે ત્રીજી રીતે પગે લાગીને એક બાજુ મૂકી દેવી મેં તમને સ્પષ્ટ આ રીતે બતાવી દીધું તમારી નિષ્ઠા ઉપર કામ છે તમને શ્રીજી મહારાજ માં હોય તમને ગોપાલનંદ સ્વામી નિત્યાન સ્વામી એના નિત્યાનંદ સ્વામીના વચનોમાં નિષ્ઠા હોય ખુદ શ્રીજી મહારાજના વચનોમાં નિષ્ઠા હોય તો જ તમે આ પ્રત્યે માનો તો જ માની શકો એકને એક બે જેવી વાત છે માટે વડતાલ માન્ય પ્રત હોય આ એ બાજુ એક બાજુ બરાબર એમાં એને બાપાશ્રી જે કઈ સાહિત્યના સિદ્ધાંતોનું રક્ષણ અને હિત છે એમને કે બાપાશ્રી વખતે અને ઈશ્વરચંદ દાજી સ્વામી વખતે આ બધું બાપા આ વચના પર તૈયાર થઈ અને સંત માં પ્રકાશિત થઈ તો ઘણા મૂળીમાં સંતો હતા બીજે માનનારા સંતો હતા તો એમણે વિરોધ કેમ ન કર્યો પ્રશ્ન તો થાય ને જો એમાં એવું છે કે બાપાશ્રી સાથે જે જોડાયેલા હતા સંતો એમાં બે પ્રકારના સંતો હતા એક બાપાશ્રી થકી શ્રીજી મહારાજ સાક્ષાત થયો મૂર્તિને દેખતા થયા મૂર્તિના સુખ ને આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હતા સાક્ષાત્કારી થયા હતા મૂર્તિનો રસ માનતા માણતા હતા દર્શન માણતા હતા એમાં જ લીન રહેતા એમાં જ રસ રહેતા હતા એમાં મસ્ત રહેતા એનું સુખ માણતા બીજામાં એની દ્રષ્ટિ જતી નથી આ તત્વજ્ઞાન બધાને સમજાય એ પણ વાત નથી સમજી પણ નથી હોતું આપણા સંપ્રદાયના સંતો પણ નજરમાં આવ્યું હોય છે કે આટલો બધો છે બાકી બધા ઘણા મોટા એટલું બધું જાણતા હતા કે ભાઈ એમણે મૂર્તિના તેજ ને અક્ષરતા છે એટલો બેદ છે આ સિવાય બીજું કોઈ કઈ જાણતું નથી સંપ્રદાયમાં હજી સુધી એ નથી જાણતું પણ એક કઈ સિદ્ધાંત કારણ કે મેં પહેલા પ્રવચન માં કહ્યું છે આખું તત્વજ્ઞાન બટન શર્ટ નું ખોટું દેવાય કે બધી હાર ખોટી થાય એટલે બધું તત્વજ્ઞાન ચૂથાઈ ગયું પણ મૂળ સંપ્રદાયમાં બસ આટલું જ જાણે છે તેજ ને મૂર્તિમાં ધામ માને છે છ માનતા બાકી બધું તો બરાબર છે ને ના પ્રભુ એ સિદ્ધાંત શ્રીજી મહારાજ નથી એટલે જે બાપાશ્રીથી મળ્યા અને જે મૂડીના સંતો હતા બધા એમાં આ બે પ્રકાર એક શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર બાપા થકી પાજનમાં મસ્તમાં આંખો નીચે દેખે જ્યાં જુએ ત્યાં બેસે મૂર્તિનો રસ આનંદ બાપાશ્રી થકી આનંદ આનંદ થઈ જાય એ તો એવા પુરુષોત્તર પાસે બેસવાથી પણ આનંદ થાય શ્રીજી મહારાજનું સુખ આવે એ બોલે તો અમૃત વરસે હું દર્શન પણ રમણીય હોય શ્રીજી મહારાજના સુખે સુખ્યા હતા એટલે એક પ્રકાર સંતોનો એ હતો કે જે મૂર્તિનું સુખ લેતા શ્રીજી મહારાજ નો સાક્ષાત્કાર પાસે બીજા પ્રકારના જે સંતો હતા બાપાશ્રી સામે મળેલા જે હતા તેને બાપાશ્રીને અલગ રીતે કઈક ઉપસાવવા અને અક્ષર પુરુષોત્તમ મતને જે એનું માન્યતા છે અક્ષરભ્રમને આગળ કરીને જે આ બધું કરે છે એને આપણે એને મનમાં આગ્રહ છે કે આગળ ઉપસવા જોઈએ અને બીજું અક્ષર પુરુષો તમને આપણે ઠોકર મારવી જ રહી એને પાછું પાડવું જ રહ્યું એને જે સિદ્ધાંત સ્થાપ્યો છે એનો ખોટો પાડવો જ જોઈએ બે આગ્રહને લીધે એમને આ પ્રથમ ચડાવવાના છે મહારાજના સુખે સુખ્યા બીજા એ છે કે એને વિરોધ કરવો જ નથી એને તો પ્રસ્થાપિત કરવું છે એના બે બાબત છે એક તો બાપાશ્રીને અલગ રીતે વિશિષ્ટ રીતે આગળ કરવા છે અને બીજું અક્ષર પુરસ્થ તમને કોઈ રીતે ધક્કો મારવો છે ખોટા ઠેરાવવા છે એ બે આગ્રહ એટલે મેં તમને કેશો પ્રત્યે સ્વામી મુનિસ્વામીનું વાંચી સંભળાયું એમાં તમને બધું સમજાઈ જવું જોઈએ એટલે કોઈ રોકે નહીં સમાધાન થયું મનનું એટલે આ અને એમની સાથે જે કાંઈ બધું સાહિત્ય એ બધામાં આવું છે આપણને ભ્રમ કરીને ભૂલા પાડે અને મૂળ સંપ્રદાય મૂળ સિદ્ધાંતો ધક્કો લાગે એટલે એક બાજુ મૂકી દેવું એ પરમ કલ્યાણ છે આપણું હવે બીજું મારે તમને એક કેવું છે કે ઈશ્વરચંદાજી સ્વામી સંમત ઓગણીસો બાણું માં એમણે વ્રજ ભાષામાં એટલે હિન્દી ભાષામાં દોહા ચોપાઈમાં જે વચનામત ને ભાષાંતર કરાવ્યું અમિત કવિ પાસે એ આ પ્રત બાપાશ્રી નામે ઊભી કરેલી ઈશ્વરચંદ જે વચના પ્રતિ પ્રત છે એનું જ ભાષાંતર છે જે ગાલમેલ વાળું છે અને બ્રહ્માનંદ સ્વામી નામે એ બ્રહ્માન સાઈ ધામમાં કે પછી એકસો ચાર વર્ષ પછી કે બ્રહ્માનંદ સામે હું હાથ જોડીને કઉ છું કે મોટી ભૂલ એ થઈ છે કે મૂળ સંપ્રદાયમાં કે વડતાલ સંસ્થા સાથે જોડાયેલી એક સંસ્થા આ વજ્ર વ્રજ ભાષામાં જે હમીરદાનજી એ લખેલું ભાષાંતર કરેલું વચનામર્ બાપાસ નામે તૈયાર થયેલી પ્રતનું એ વડતાલ સાથે જોડાયેલી મૂળ સંસ્થા ઈસવીસન બે હાજર પ્રકાશન કર્યું એ પ્રત મારી પાસે છે એ મોટી ભૂલ છે કારણ કે વર્ષો પછી જયારે એવું થશે ત્યારે આપણે માથે એ વખતે જે લોકો હશે ને ત્યારે એના માથું પીટશે કે આ લોકો આવું શું કરી અમારે જવાબ શું દેવા કારણ કે રજૂ કરવાના જ છે બ્રહ્માનંદ સ્વામી કરીને ગયા છે બ્રહ્માનંદ સ્વામી બિચારા પછતા છે મારે તમે મારા નામે તમે આ કર્યું શું હું આવું કઈ કરીને ગયું ને મેં લખ્યું જ નથી બ્રજભાઈ સંવચરામાં આ મોટી ભૂલ થઈ મૂળ સંસ્થા સાથે વડતાળ સાથે જોડાયેલી સંસ્થાથી એટલે હું તેમને પગે લાગીને વિનંતી કરીને હાથે પગે લાગીને માનસિક દંડવત કરીને કહું છું કે આ વચના તમે વ્રજ ભાષાનું છાપ્યું બે હજાર વીસમાં ઈસવીસનમાં ઈસવીસન બે હજાર પાછી ખેંચી લેવી જોઈએ અને જે હોય વેચવી ન જોઈએ કારણ કે સમય જતાં જ્યારે માથે ઠોકાશે ને સિદ્ધાંત બાબતે મૂળ સંપ્રદાયને ત્યારે બહુ કષ્ટ પડશે અને ત્યારે શ્રીજી મહારાજના સિદ્ધાંત નો દ્રોહ થશે અને એનું પાપ પ્રકાશિત કરનારા માટે સમજી જાઓ શ્રીજી મહારાજના સિદ્ધાંત બચાવવા માટે સેવા ગણાય છે ત્રીજી બાબત ઈશ્વરચંદ દાજી સીધે સીધા નહીં પણ બીજા લોકો દ્વારા જે પ્રસાદીના પત્રો પ્રકાશિત કરાવ્યા ને એમાં જેમણે ઘેલ કરી પ્રસાદી નો પત્ર છે એમાં કે મૂર્તિમાં પગના નેત્રમાં આંખમાં આંખ જોવી કાનમાં કાન જોવા પગમાં પગ જોવા નખમાં નખ જોવા આપણા પોતાની મૂર્તિમાં પ્રવેશી એવું બધું દારવું અને પુરુષોત્તમ ની આંખે પુરુષોત્તમ ને જોવાની એ જે શબ્દો વાળો પત્ર છે એ આપણા કોઈ મૂળ ગ્રંથો મૂળ સંપ્રદાયના ગ્રંથોમાં છપાવો ન જોઈએ આ શબ્દો તો ન જ હોવા જોઈએ અને ક્યાંય ભૂલથી ક્યાંય છપાયા હોય આપણે બોલાઈ ગયું હોય કે કહેવાય ગયું હોય તો એ બધું હવે કાઢી નાખવું જોઈએ એ જ સંપ્રદાયના સિદ્ધાંતોને શ્રીજી મહારાજની સેવા ગણાશે માટે હું તો વિનંતી કરું કે આ બધું દૂર કરું આ અવસર એવો છે હજી કાંઈક કરશો તો બચશે નહીં આપણા જ ઈષ્ટદેવનું બહુ દેખાશે અને આપણા મોમુક્ષોનું બહુ ખતરનાક પરિણામ થશે એટલે એ પાછું ખેંચી લો અને એવું લખશો નહીં એવું બોલશો નહીં બોલાયું હોય લખાયું હોય હોય તો એ બધું ગોતી ગોતીને દૂર કરો મૂળ સંપ્રદાયના જે કંઈથી થયું હોય તે આવા શબ્દો ક્યાંય લખાવો છપાવો કાવી વાણી થવી જોઈએ નહીં કારણ કે એવી કોઈ આપણે ઉપાસના નથી આપણે ચોથી બાબત મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્ર ભાષ્ય લખ્યું વ્યાસ સૂત્ર ઉપર એ આમણે પણ ઈશ્વરચંદાજી સ્વામીએ સમત ઓગણીસો માં પ્રકાશિત કર્યું સૌ હવે એને આખા આખું સંસ્કૃતમાં વાંચીને મૂળ પ્રત સાથે સંપ્રદાયના મૂળ સંપ્રદાયના સંતોએ એને તપાસી લેવું જોઈએ અને જ્યાં જ્યાં વેળસર થઈ હોય બધું એક બાજુ દૂર કરી એને નોંધી રાખવું જોઈએ નોંધી લેવું જોઈએ અને આપણી અસલ મૂળ પ્રત મુક્તાનંદ સ્વામીના ભાષાની છે એ લેવી જોઈએ સમય જતા એ જ આપણા સંપ્રદાયને કામ આવશે સિદ્ધાંતો માટે માટે એ એક પણ મહત્વનું કાર્ય કરવા જેવું છે પર્વતભાઈ નામે એ બધું જે લખ્યું છે આગલા પ્રવચનમાં આપણે બધું વિવિધ વાત કરી જ છે પણ આખો ગ્રંથ વાંચી લેવા જેવો છે અને જ્યાં કઈ એવું ભેળસેળ થયું હોય એ દૂર કરી અને અસલ ભૂમાનંદ સ્વામીનો જે પ્રત છે એ પ્રમાણે પ્રકાશિત થવું જોઈએ એ નહીતર આપણે શું એ જ રજૂ કરીએ ભૂમાનંદ સ્વામી આવું કઈ ગયા છે જો એમાં છે જ મુક્ત સ્થિતિનું બધું લખ્યું જ છે પર્વતભાઈના નામે જે લખ્યું છે હકીકતમાં તમારે પર્વતભાઈ સ્થિતિ શું હતી અને એમના શું શ્રીજીના સિદ્ધાંતો હતા એ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ અને એકસો પ્રકરણમાં વાંચી લેવું એ આપણા મૂળ સિદ્ધાંતો છે શ્રીજી મહારાજના અને ભૂમાનંદ સ્વામી પહેલા જે લખ્યું છે મહારાજના મૂળ સિદ્ધાંતો ની સેવા ગણાશે નાના મોઢે હું મોટી ભલામણ કરી રહ્યો છું પણ એ કેવળ શ્રીજી મહારાજના સિદ્ધાંતોને બચાવવા માટે કરી રહ્યો છું બાકી તો બધા મોટા મહંતો છે બધા વડીલો છે મારે આ કેવું એ અયોગ્ય ગળાય પણ શું કરવું આટલા વર્ષોથી ભુજમાં પ્રકાશિત થાય છે એટલે સંપ્રદાયના હિતમાં છે એટલે આ કરવું રહ્યું અહીંયા તો આ શાસ્ત્ર એટલામાં સાચવા સાચવી લેવાય એની મેં તમને વાત કરી હવે મૂળ શ્રીજી મહારાજના જે સિદ્ધાંતો છે એ સમરી ટૂંકસાર મુખ્ય મુખ્ય મુદ્દા પોઈન્ટ એ હું તમને કહી દઉં જેથી તમને સમજવા બીજાને તાત્કાલિક મગજમાં આવી જાય એ કહી દઉં જેને અંગ્રેજીમાં સમરી કહેવાય ને એ આપી દઉં પેલું શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પાંચ ભેદ અનાદિ છે એમાં જીવ ઈશ્વર માયા બ્રહ્મ ચોથો ભેદ એ અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર બ્રહ્મ છે એ જ શ્રીજી મહારાજ નું અક્ષરધામ છે એ આપણો મૂળ સંપ્રદાયનો શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે અક્ષર પુરુષોત્તાના વિધા વિરોધમાં ઈશ્વરચરદાસજી સ્વામીએ બાપાશ્રીને નામે મૂર્તિનું તેજ અક્ષરધામ છે એ ઉઠરાયું છે અને એટલી બધી અક્ષર ની કરાવી દીધી છે કે જેને અક્ષરનું નામ લ્યો એટલે બાપાશ્રી માનનારાને આખું મોઢું બગડી જાય એરંડ્યું મોઢું બગડી જાય એટલું મોટું બગડી જાય આટલી બધી નફરત કરાવી દીધી છે હકીકતમાં શ્રીજી મહારાજને અક્ષરને કોઈ વિરોધ નથી અક્ષર તો એકવીસ વચરામૃતમાં કહ્યું એ પ્રમાણે શ્રીજી મહારાજની મૂર્તિ માતા સેવામાં છે અને બાકી ધામ રૂપે બધાને ધરી રહ્યું છે એ મૂળ સિદ્ધાંત છે જો તમને એમાં એવું લાગતું હોય તો ગોપાળાનંદ સ્વામી જે વાત કરે છે એ તમે જુઓ તમે અક્ષરને શ્રીજી મહારાજને સુગ નથી મૂળ સંપ્રદાયમાં એની સુગ નથી કારણ કે એ તો ધામ છે શ્રીજી મહારાજનું નહી ગોપાલ સામે આવું ના લખે ને આ ખોટી શુભ પીધી છે ગોપાલ સ્વામી પ્રકરણ ત્રીજું વાત નંબર સાડત્રીસ અને કોઈ જગ્યાએ ત્રણસો છે પ્રથમાં અને કોઈ જગ્યાએ ચારસો વાત છે વાંચી લેજો પ્રતિમા સૌ સૌની પ્રતિમા આમ અદભુત સર્વે જે સુખ તે પુરુષોત્તમ ની મૂર્તિમાં રહ્યું છે ગોપાલ સ્વામી કેવું છે જે સુખ ને અક્ષર ભોગવે છે હવે પ્રભુ મૂર્તિના તેજ જો તમે અક્ષર કયો તો મૂર્તિને મૂર્તિના તેજને ભોગતા ભોગ્યો ભાવ કોઈ દિવસ સંભવે નહીં મૂર્તિનું તે મૂર્તિના સુખ ને ભોગવતું નથી તો કેવું છે તો કે જે સુખ અક્ષર ભોગવે છે મતલબ જે સુખ અક્ષર બ્રહ્મ ભોગવે છે મતલબ જે અક્ષર બ્રહ્મ ચોથો ભેદ છે એ જ અક્ષર બ્રહ્મ છે એ શ્રીજી મહારાજ નું અક્ષરધામ છે અને એ સુખ ભોગવે છે મૂર્તિનું સેવામાં છે એ સુખ ભોગવે છે ક્ષર ધામમાં જાય છે તથા બીજા પણ અનંત પુરુષોત્તમને ભજીને જાશે તે ભોગવે છે એવા જે અક્ષર ધામ ના પતિ પુરુષોત્તમ મહારાજ તે આજ આપણને મળ્યા છે તેની જે સુખમય મૂર્તિ તેમાં સુખ માત્ર રહ્યા છે જે સુખ જે શ્રીજી મહારાજ નું સુખ અક્ષર ભોગવે છે સ્વામી કે સુખ છે કાયમા અને એ ચોખ્ખું થઈ ગયું ને કે મૂર્તિનું તે અક્ષર નથી અક્ષરધામ નથી સુખ નથી સાચો સિદ્ધાંત મૂળ સંપ્રદાય નો આ છે ગોપાલ સાંઈ ની લખ્યું છે નંદ સંતોએ જે કહ્યું છે એમાં સૌથી આપણે આગળ ગોપાલન સામીને જ રાખીએ છીએ ગુણાતીતાન સામે માં તો વાતો હોય પણ એની તો આ લોકો ને શું એટલે હું એનું કઈ કહેતો જ નથી તમને એ તો એનું ઢોલકું વગાડે છે એટલે હું ગોપાલ સામે લાવું છું બાકી તો ગુણાચીતાની સામે અઢળક છે આ વાતો પણ એ તો એનું હું ચૂકર બ્રહ્મ તરીકે રાખ્યા છે ગોપાલ સામે લાવું છું એમની જ વાતો લાવું છું વચનામૃત જ લાવું છું એટલે કોઈ સુગ નથી અને ચોથો ભેદ એ જ અક્ષરધામ છે એ જ અક્ષરબ્રહ્મ એ જ અક્ષરધામ છે એ જ બધી રીતે ફિટ થાય છે બંધ બેસવું થાય છે આગળ ઘણું જોઈ લીધું છે આપડે એટલે મૂર્તિનું તેજી અક્ષરધામ છે એ સાવ ઉપર કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રો ફીટ ના થાય એટલે ભૂલી જવું એવી બ્રહ્મા આવવું નહીં લાખ શીખવાડો આવે જતો જાનું તેજ અક્ષરધામ નથી હાથાળીમાં બ્રહ્માંડો દેખાડે ને તો એ કહી દઉં નથી મૂર્તિનું તેજ અક્ષરધામ નથી જા અમને શ્રીજી મહારાજે કહ્યું છે ને ગોપાળાના સાહેબ કહ્યું છે મૂર્તિનું તેજ અક્ષરધામ નથી જા રસ્તો પકડ આ હિમત હોવી જોઈએ જો તમારા શ્રીજી મહારાજ નિષ્ઠા હોય ગોપાળા નિષ્ઠા હોય બીજી વાત શ્રીજી મહારાજ સિદ્ધાંત છે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવી પુરુષોત્તમ ની ઉપાસના કરવી પુરુષોત્તમ ધ્યાન ભજન કરવું બ્રહ્મરૂપ થઈને પેલું સ્ટેજ છે આત્મા રૂપ થઈને આત્મા રૂપ આત્મસત્તારૂપ થાય ત્રણ દેહ કે એના એ થયા પછી અક્ષર બ્રહ્મ જેમણા કહ્યું એની સાથે એકતા કરે અને પુરુષોત્તમને ઉપાસ એ બ્રહ્મરૂપ થયો અને પુરુષોત્તમ ઉપાસના કરી કહેવાય હા પ્રભુ એ પણ ગોપાળન સ્વામી કીધું છે બીજા પ્રકરણ સ્વામી એમ કે બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મ ની ભક્તિ કરવી એ મહારાજ નો સિદ્ધાંત વચનાંત પાને પાને છે ગોપાલન સ્વામી પણ શું કહે છે બીજા પ્રકરણ ચોત્રીસ વાતમાં જે ધ્યાન વાત છે એમાં જ આ સ્વામી કહે છે અને એમ માનવું કે પોતાના જીવાત્માને જ અક્ષર બ્રહ્મ કેમ જે જેમ અક્ષરમાં પુરુષોત્તમ ભગવાન રહ્યા છે તેના તે મારા જીવાત્મામાં રહ્યા છે એમ જીવમાં માનીને જીવમાં પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને ધારીને ધ્યાન કરવું તો બધો રાગ ટળી જાય કહ્યું ને બ્રહ્મરૂપે થઈને અક્ષરબ્રહ્મ સાથે એકપણા પામીને પોતાના આત્માની એકતા કરીને પુરુષોત્તમને ઉપાસવા એ મૂળ સિદ્ધાંત છે શ્રીજી મહારાજનો પ્રભુ ત્યારે ઈશ્વરચંદજી સ્વામી બાપાશ્રીને નામે વચનામૃત અને બધે વિવરણમાં એને માનનારા બધા એમ જ કે છે પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ ધ્યાન ભજન કરવું લોકો વાત આ સિદ્ધાંત ખોટો પડ્યો અને એ પાછું મૂર્તિમાં પ્રવેશીને અને મૂર્તિને ત્યાંથી ધ્યાન કરવાનું નેત્રમાં નેત્ર ના એ બધું નિરખવાનું નખથી શીખા પર એમ રસ લેવાનો ક્યાં આવે છે ભાઈ કારણ કે પ્રતિલોમ ખોટો અર્થ શીખવાડે છે બહાર મૂર્તિને ધારીએ અનુલોમ ધ્યાન કહેવાય ને હૃદયમાં હૃદય મૂર્તિને ધારીએ શ્રીજી મહારાજની મૂર્તિને ધારીએ પાછા બધી વાતો આપણે વાંચી છે ફરીથી કહેતો નથી એ બધા જ એમ શીખવાડે છે કે પ્રતિલોમ એટલે મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિનું ધ્યાન કરવું એને પ્રતિલોમ ધ્યાન કહેવાય મૂર્તિ બહાર નીકળીને ધ્યાન કરો તો એ અનુલોમ ધ્યાન કહેવાય ક્યાં શાસ્ત્રમાં છે ભારતના કોઈ શાસ્ત્રમાં નથી સાવ તદ્દન ખોટું આ સિદ્ધાંત છે અરે ભાઈ પ્રતિલોમ કે અનુલોમ એ કઈમાં નથી આવતું એ સાવ ખોટું શીખવાડે છે પ્રતિલોમ અર્થ આ છે મૂર્તિ બહાર જ રહેવાનું છે પણ તમે બાર મૂર્તિ ધારો ખુલ્લે આંખે કે બંધ એ અનુલોમ ધ્યાન હૃદયમાં હૃદય આકાશમાં કે જીવન સત્તા ધારી પછી મૂર્તિની સામે સામાવીને ઉભા રહો અને પછી તમે જે મૂર્તિને જુઓ નીરખો ધ્યાન કરો એ પ્રતિલોમ ધ્યાન છે આ યોગશાસ્ત્ર સહિત ભાગવત સહિત ગીતા સહિત બધા શાસ્ત્રો નો આ સિદ્ધાંત છે વચન તમામ નો આ સિદ્ધાંત છે શ્રીજી મહારાજ નો આ સિદ્ધાંત છે ગોપાળાની સામે વાતો વાંચી વાંચીને તમને બતાવી દીધું છે એટલે હવે મારામાં પુરુષોત્તમ રહ્યા છે મારા એના પગ આપણો પગ એનો પગ એવું જે બધું ધ્યાન કરાવે છે હવે મહારાજા ચાલે છે મહારાજા બોલે છે મહારાજા ક્રિયા કરે છે મહારાજા સૂવે છે મહારાજા જમે છે એવું જે બધું ગોઠવાઈ ગયું છે એવું જે ધ્યાન કરાવાય છે એ તો તદ્દન અપરાધ છે અને ઉપાસનાનું ખંડન છે શ્રીજી મહારાજના સિદ્ધાંતનું તો ખંડન છે પણ ઉપાસના તત્વનું જ ખંડન છે માટે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ધ્યાન ન કરાય અંત્યના છવ્વીસમાં શ્રીજી મહારાજે કહ્યું છે પોતાને પરમેશ્વરને અભેદપણે ભજે એમને નથી ગમતું જે બાપને ન ગમતું હોય એ ન કરાય એમાં જ આપણું પરમ કલ્યાણ હોય એટલે હવે આપણે આવું કઈ શરૂ થઈ ગયું હોય કરતા હોય કોઈ મૂળ સંપ્રદાયમાં એ બંધ કરે એ જ પરમ કલ્યાણ છે કારણ કે શ્રીજી નો સિદ્ધાંત નથી અને પ્રતિલંબ ધ્યાનમાં એ બાપાશ્રી વાળા શીખવાડે મૂર્તિમાં પ્રવેશીને એ સાવ ખોટો છે કોઈ કોઈ શાસ્ત્રોમાં કે કોઈ ધર્મોમાં નથી આ વાત કે ધ્યેય સ્વરૂપમાં પ્રવેશીને ધ્યાન કરવું એને પ્રતિલંબ ધ્યાન કરાય એ એવું કોઈ કહેતું નથી અને સાવ ખોટું મંત્રી ગોબેલ્સ એમ કે આજે સાચું દેખાય છે હિટલર નો રહસ્યમંત્રી ગોબેલ્સ એમ કેતો કે ખોટામાં ખોટું તમે પકડી લ્યો પણ એને સો વાર તમે બોલો ને એટલે સાચું લાગવા માંડે મૂર્તિમાં પ્રવેશ કરો એટલે એ જ પ્રતિલંબ એ પ્રતિલંબ એટલું બધું બોલાયું ને મૂળ સંપ્રદાય વાળા નહીં સાચું લાગવા માંડ્યું જેવું છતાં પણ એટલે હવે હું તો જો એમ હાથ જોડીને કઉ છું કે જો કઈ કરતા હોય કરાવતા થઈ ગયા હોય છે કરાવતા થઈ ગયા છે એ જોયું એટલે જીવ માળીને બોલતો છે મેં તો ભૂંડી કરી મૂળ સંપ્રદાયની એટલે તો બોલવાનું મેં લેવું લેવું પીડ્યું મારે છોડી દીધું તોય લેવું પીડ્યું મેં તો મૂળ સંપ્રદાયની ભૂંડી થવા બેઠી આ મૂળ સંપ્રદાયમાં આ સિદ્ધાંતો ક્યાંથી આવી ગયા કે જે શ્રીજી મહારાજ ને ગમતા જ નથી સ્થાપ્યા નથી કહ્યા નથી ઉલ્લેખ્યા નથી ઉપદેશ્યા નથી ગોપાળાનંદ સ્વામી આદિ કોઈ શાસ્ત્રોમાં કયા નથી અને આ બીજાનું પરબરાય નમ વિચાર્યા વગર આપણા શાસ્ત્રો તો પૂછવું જોઈએ એટલે હાથ જોડીને કઉ છું ઈગો ના રાખશો અહંકાર જરાય ન રાખશો મારા મને હું અમને કેનારો કોણ એવું જરાય માનશો તો શ્રીજી મહારાજ ખાતર શ્રીજી મહારાજના સિદ્ધાંતને ખાતર શ્રીજી મહારાજ ની સેવાને ખાતર મૂળ સંપ્રદાયના સિદ્ધાંતો ની રક્ષાને માટે સિદ્ધાંત જ ખોટો છે ભાઈ અને પુરુષોત્તમ રૂપે થઈને આ બાપા વાળા કહે છે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ને ભજવા શા માટે એ ખોટું શીખવાડે છે એ મોટો ભ્રમ છે શું કે સૂર્યના પ્રકાશે સૂર્ય દેખાય ચંદ્રના પ્રકાશે ચંદ્ર દેખાય તારાને પ્રકાશે તારો દેખાય મશાલને પ્રકાશે મશાલ દેખાય દીવાને પ્રકાશે દીવા દીવો દેખાય એમ પુરુષોત્તમના પ્રકાશે જ પુરુષોત્તમ દેખાય એકાવનમાં વચનામત પ્રમાણે ટિપ્પણી ત્યાં ન લખે આ એક હોશિયરી દર એમણે કરી છે જે વચરામત ચાલતું હોય ત્યાં અમુક ટિપ્પણી કરે જ નહીં બીજા વચરામતમાં કરે એની ટિપ્પણી એટલે શું ઓયલું પાસે હોય નહીં એટલે આ જે મનાય તરત સાચું મનાય એવી એ રમત કરી છે એકાવનમાં ન કરી પ્રથમ ના ક્યાં કરી એ પણ ખોટું છે આમ સાચું લાગે જો ભ્રમ થઈ જાય કે સૂર્યના પ્રકાશે સૂર્ય દેખાય ચંદ્ર પ્રકાશે સૂર્ય ન દેખાય એમ લાગે આપણને પણ પ્રભુ તમને ન મનાતું હોય ને તો તમે ખાતરી કરજો તમારી આંખે ખાતરી કરજો લો ચાલે ત્યારે સાતમ આઠમ નોમ તમે લેજો દિવસના સમયે લેજો એક બાજુ સૂર્ય હશે બીજી બાજુ ચંદ્ર હશે એનો મતલબ શું છે તમે જેની સામે જુઓ એ દેખાય સૂર્ય સામે જુઓ તો સૂર્ય દેખાય ચંદ્ર સામે જુઓ તો ચંદ્ર દેખાય ક્યાં ઉભા છો એ મહત્વનું નથી તમે કોની સામુહો એ મહત્વનું છે નિરા છે તેને પુરુષોત્તમની મૂર્તિ દર્શન નથી થતું કારણ કે જોતા જ નથી સામૂહ આત્મસત્તા એ ઉભા છો ભલે ઉભા પણ તમે કોની સામે જોવો છો ભગવાન સ્વામિનારાયણની સામે જોયે છે પુરુષોત્તમની સામે જોયે છે તો એ જ દેખાય એના પ્રકાશ એ જ દેખાય જોઈએ છે કોની સામે હવે આકાશમાં સૂર્ય છે જ દિવસે અને એક બાજુ ચંદ્ર પણ છે અને તમે ચંદ્ર સામે જુઓ તો સૂર્ય ક્યાંથી દેખાય નિરાકાર બાજુ નથી જોતા નથી દેખાત અને ચંદ્ર ઉપર ઊભો હોય એના સૂર્ય સામે જુઓ સૂર્ય ન દેખાય પૃથ્વી ઉપર ઊભો હોય સૂર્ય સામે જુઓ સૂર્ય ન દેખાય ત્યારે આપણે શું પૃથ્વીના અજવાળાથી પૃથ્વી જોઈએ છે શું પ્રભુ આ પણ ભ્રમ થઈ જાય હા બઉ સાચી વાત કરે છે ખોટું છે ક્યાં ઉભા પુરુષોત્તમ આત્માને ન જાણતો હોય સાવ દેહ ભાવમાં રહેતો હોય અને શ્રીજી મહારાજ મૂર્તિ સામે લઈને મીંડો જોઈએ જોયા જ કરતો હોય તો પામી ગયા એટલે આવો કોઈ ભ્રમ ફેલાવા આવે તો એ ખોટો છે આ મારો નથી તમને અનુભવ કરીને તમે જોઈ શકો છો એક બીજ ત્રીજી બાબત શ્રીજી મહારાજ સિદ્ધાંત છે અક્ષર અક્ષર ના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમની ઉપાસના કરવી એ ઉત્તમ સ્થિતિ છે પ્રથમ ના માં કહ્યું લોયાના બારમા વચરામ એમ કહ્યું કે ઉપાસના કરે એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો છે આવી ગયો તો આમણે ઈશ્વરચંદ દાદી સ્વામી લોહાના બારમા વચરામત ટિપ્પણીમાં પાછું એમ લખ્યું કે એ બરાબર છે પણ અતિ ઉત્તમ નિર્વિકલ્પ વાળો નિશ્ચય છે અને મૂર્તિમાં રે છે મહારાજ ડેડ લાઈન કરી નાખ્યું તો એનો ઉપયોગ કરેલો છે ને કારણ કે વચરામૃતમાં કોઈ શાસ્ત્ર માં અનાદિ મુક્ત ની વિશિષ્ટ સ્થિતિ હોય એવું ક્યાંય વર્ણન નથી ભાઈ અને મળે તો તમે લાવો મારી છાતીમાં ડામ દો તમે ક્યાંય હોય તો ઊભું કરવું પડ્યું છે અને છતાંય તમે એમ કહો છો કે આ બધા જે મૂળ સંપ્રદાયમાં આવું બધું માને છે બધા ખોટા છે ને અમે સાચા છીએ બાપાશ્રી વાળા કે તમે ટોટલી ખોટા છો તમારે ઊભું કરવું પડ્યું છે અને લોકોને ભ્રમિત કરીને કહો છો કે આ મૂર્તિમાં રહીને મૂર્તિનો શું ભોગવ અતિ ઉત્તમ નિર્વિકલ્પો હોય આ તો શ્રીજી મારાથી ને આગળ ભાઈ જાય એ ખોટું છે અને જ્યાં એમને અનુકૂળ આવે ત્યાં શું કરે અક્ષરના સાધર્મ્ય પ્રણાને પામવું એટલે શ્રીજી મહારાજને મૂર્તિના તેજ સાથે પોતાના આત્માને એક કરીને મારાનું ભજન કરવું એને અક્ષરના સાધર્મ્ય પ્રણાને પામવું સમજવું આવું જ્યાં જ્યાં ક્યાં સમજાવો એવું લાગે ને એવું ત્યાં લખીને સમજાવે મને રીઝવાનું બાકી મૂર્તિમાં રહીને મૂર્તિ માણવું એને શ્રેષ્ઠ ગણે છે બાકી બહુ પ્રતિપાદન બીજું કરતા નથી મૂર્તિના તેજ સાથે એકાત્મક ગણી એને નીચી કક્ષા માને છે મૂર્તિના તેજ સાથે આત્માને એક કરીને ભગવાન ભજન કરવું શ્રીજી મહારાજ એને નીચી કક્ષા માને છે આ તો જ્યાં એવું આવે વિવરણ કરવું પડે ત્યાં એ મૂર્તિના આત્માની એકતા કરવી અવું કે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે એ મૂર્તિના તેજ સાથે સાધર્મ એકતા કરવી આત્માની અને એ સાચું અક્ષર નું છે એ ખોટું છે અક્ષર બ્રહ્મ સાથે જ એ શ્રીજી મહારાજ સિદ્ધાંત છે પહેલી વાત તો એ છે કે મૂળ સંપ્રદાયના મૂળ ગ્રંથોને વાંચો તો તમને આ સમજાવે એમનું બધું બધું કાપકુપી નાખીને બનાવેલું વાંચ્યા રાખો તમને ખબર શું પડે સાચું શું હતું સાચું શું છે ચોથી વાત બાપાશ્રી વાળા એમ કહે છે કે જે અક્ષરમાં જ અટવાયા હોય એને શ્રીજી મહારાજ ના શું ખબર પડે એટલે એમને માનનારા હોય તો ગડગડાટ કરે જો અક્ષર પુરુષોત્તમ વાળા અક્ષર બ્રહ્મમાં હલવાયા છે અને અટવાયા છે એ વાત ચોખ્ખી સાચી અક્ષર માં અટવાયા હોય પુરુષોત્તમ મહિમા શું જાણે એ અક્ષર પુરુષોત્તમ વાળા માટે સાચી કારણ કે એ તો જે એમને બેઠા છે એને પ્રગટ અક્ષર બ્રહ્મ છે અને માને છે એટલું નહીં એનું જ ધ્યાન અને માનસી પૂજા કરે છે એ તો જગજાહેર રીતે પ્રસિદ્ધ કરે છે હું બોલું એટલે કઈ એને ઉઘાડ પડવું એવું તો નથી પ્રગટ અક્ષર એનું જ કરાવે છે માનસી એની કરાવે છે ઉપાસના કોની થઈ અક્ષર બ્રહ્મ ની અને ક્યાંય પણ અક્ષર બ્રહ્મ કે અક્ષર શબ્દ બ્રહ્મ શબ્દ આવે એ બધો લઈને ગુણાતીમાં જોડવાનો એ પાછું એમની પરંપરામાં જોડવાનો એટલે એમને પ્રમુખપણે અક્ષર ની અટવાયા છે એ તો ચોખ્ખું એમના માટે છે એ અટવાયા જ છે અક્ષર બ્રહ્મા જ અટવાયા છે એના કા હોય બાપાશ્રી વાળા તો અમને કોઈ વાંધો નથી કારણ કે તમારું એ સાચું છે અટવાયા છે પરબ્રહ્મ ની તો ક્યાંય છૂટી ગઈ એમ જ કહો અક્ષર બ્રહ્મ ની કરે છે અક્ષર માં અટવાયા છે કારણ કે એ પ્રગટ અક્ષર ને છે બ્રહ્મા ને અક્ષર બ્રહ્માને એનું ધ્યાન માનસિક કરે છે એ સાધુનું જ કરે છે જે સાધુ ગાદી ઉપર હોય ને એનું એને પ્રગટ અક્ષર બ્રહ્મા ને અને એનું ધ્યાન એને માનસિક કરે એ અક્ષર બ્રહ્મા એ હલવાના છે પણ મૂળ સંપ્રદાયમાં અક્ષર બ્રહ્મા એવો સિદ્ધાંત નથી શ્રીજી મહારાજ સિદ્ધાંત સ્પષ્ટ છે એમાં કોઈ વાત આવતી નથી તમે જુઓ ગોપાળાનંદ આપણને સમજાવે છે આ બાપાએ જરૂર કામ કર્યું છે સ્વામી તમે બહુ મોટો કામ કરી ગયા નહી હું શું કર્યા લેવા જાત બીજા અક્ષરમાં અટવાયા નથી મૂળ સંપ્રદાય નો સિદ્ધાંત એ છે અક્ષરમાં વાત જ નથી એ મહારાજ પણ શીખવે છે આપણા તમામ શાસ્ત્રો શીખવે છે મૂળ સંપ્રદાયના અને ગોપાળાને સાંભળતો પાંચીએ પાંચીયે તેલ નાખીને સમજાવે છે હવે જો વાંચું આ વાત છે ત્રીજા પ્રકરણની એકત્રીસમી વાત ત્રણ પ્રકરણ વાળીમાં પછી તમારે બીજાની જે પરત ગોતી લેવું હું બધું ના દઉં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળા છે તે તો એક પુરુષોત્તમ એવા જે શ્રીજી મહારાજ તેની મૂર્તિ માં જ સુખ પામે છે ક્યાં અક્ષરધામમાં બેઠા છે વૈકુંઠમાં રહ્યા છે માટે વૈકું મુક્ત કહેવાય છે ગોલોકમાં રહ્યા છે માટે ગોલોક ના મુક્ત કહેવાય છે દેવલોકમાં રહ્યા છે માટે દેવલોક મુક્ત કહેવાય છે ગોપળસં વાતોમાં છે આ વાત શરૂ કરે છે છતાંય જુઓ સ્વામી કેવું ચોખ્ખું સમજાવે છે જે અક્ષરના મુક્ત ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચિવાળા છે તે તો એક પુરુષોત્તમ એવા જે શ્રીજી મહારાજ તેની મૂર્તિમાં સુખ પામે છે પણ તે મૂર્તિ પણ તે મૂર્તિ વિના રહી શકતા નથી આ ત્રીજા પ્રકરણ એકત્રીસ ની આ સ્વામી સ્પષ્ટ સમજાય આપણે અટકાવવા દીધા અક્ષરના સુખમાં હલવા દીધા રોકાવા દીધા તો શ્રીજી મહારાજ લોયાના ચૌદમાં પણ એ સમજાવે છે પણ એમાં સભા સહિત નારાયણનું દર્શન નથી થતું ત્યારે એમને અતિશય કષ્ટ થાય છે મૂર્તિ વિનાય ક્યાંય અટકવાનું નથી આપણને શીખવાડે છે પ્રથમના તોતેર માં શ્રીજી મહારાજે કહ્યું કે જયારે બ્રહ્મ દર્શન થાય છે ત્યારે કોટી કોટી સૂર્યનો પ્રકાશ થાય છે ત્યારે એમાં જો અધિક સુખ માની લે અને મૂર્તિમાં પણ આ પાત્રતા છે થાળી વગર જમશો ક્યાં પાત્ર વગર ગૃહ ગીત રાખશો ક્યાં ગુણાતી તમ સામી કે રણછોડ ત્રિકમરાની મૂર્તિ લેવાઈ ગયા ડુંગરપુર તો સલાટે પૂછ્યું શિલ્પીકારે કે આવડી મોટી મૂર્તિમાં તો એવડું મોટું મંદિર જોઈએ આવડી મોટી મૂર્તિ પધરાવશો ક્યાં એમ ગુણાતીતા દ્રષ્ટાંત કહીને એમ કે છે કે આપણે એવા નહીં થઈએ તો પુરુષોત્તમ નારાયણ ને ક્યાં આ પાત્રતા છે એટલે લોયાના સાતમા વચ્રાંતમાં શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ થયો તેને પુરુષોત્તમ ભક્તિ કરવાનું પાત્ર થયું અધિકારી થયો ખરેખર તો ત્યારે પાત્ર થાય છે અક્ષર બ્રહ્મ સાથે બ્રહ્મરૂપ થાય ને ત્યારે ખરી ભક્તિ તો ત્યાંથી શરૂ થાય છે પ્રભુ શ્રીજી મહારાજે કહ્યું એ બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ ઉપાસના બ્રહ્મરૂપ થયો તેને તો પુરુષોત્તમ ભક્તિ કરવાનો અધિકાર છે પાત્ર થયો એમ અધિકાર એટલે પાત્ર થયો બાકી જો નિર્ગુણ શું નિર્ગુણ સ્થિતિમાં રહેનારો માણસ છું સુખદેવજી મહારાજ કે આ પરીક્ષિત ને કહે છે નિર્ગુણ મારી સ્થિતિ છે નિરાકાર બ્રહ્મ મારી સ્થિતિ છે એમાં મારી સ્થિતિ છે સુખદેવજી મહારાજ કે અને મધ્યના છચનામત્રીને યાદ કર્યા છે કે બ્રહ્મ સ્વરૂપ વર્તે છે છતાં એ અખંડ ભગવાન અટકવા દીધા મહારાજે ત્યાં એમ કીધું કે આ પોતાની ખોટ ઓળખવી અને એને સ્વીકારવી ને સુધારવી ને લોઢાનો તપેલો ગોળો હાથમાં લઈને સાયદ પૂરવા જેવું કઠણ છે એમ મહારાજે વચનામત કીધું છે એટલે આપણે ભૂલ ઓળખાયેલા લોઢાના ગોળા હાથમાં લેવા જેવું કઠણ પડે પણ પ્રભુ શ્રીજી મહારાજ ને ખાતર ને આ બધું આપણા કલ્યાણ ખાતર કરવું પડે હવે સુખિજી મહારાજ નિર્ગુણ બ્રહ્મ આ સ્થિર હતા પણ વ્યાસજી શિષ્યો કૃષ્ણ ભગવાનની મૂર્તિના મધુર મધુર બરા પીડમ નટવરપો કરતા બોલતા નીકળ્યા સમીધ વીણમાં કાષ્ઠ વીણ માં સમાધિ ઓહો હા હું બ્રહ્મ સુખમાંથી બહાર નીકળી ગયો આવી મધુરી મૂર્તિનું વર્ણન છે કોનો કોઈને રચ્યું છે તો કે તમારા પિતા એ પછી વ્યાસજી પાસે આવ્યા વ્યાસજી પાસે ભાગવત ભણ્યા અને એ ભણેલું ભાગવત સૌ પ્રથમ એને સુખદેવજી મહારાજને શ્રવણ કરાવ્યું ને પેલા પરીક્ષિત મહારાજને સંભળાવ્યું એ અને પરીક્ષિત નો મોક્ષ કર્યોતર અધિકાર થવાની વાત છે માટે અક્ષરમાં અટવાયા નથી એ સ્પષ્ટ છે તો હવે એક પાંચમી વાત એટલે તમને સમજાઈ ગયું ને આપણે અક્ષરમાં અટવાયા નથી પુરુષોત્તમમાં રહેવાનું પણ અક્ષર બ્રહ્મ થવું અક્ષરુપ થવું ગુણાતિકતા ગોપાં સામે થવું અક્ષરરૂપ માનવું અક્ષર પુરુષોત્તમ ધ્યાન કરવું એટલે તમે વાંચો મૂળ વાંચો ગોપાસ્વામી હવે તમે વાંચો તમને પાંચિયા આનંદ આનંદ થાય કેટલું સામી સમજાવે છે પાંચમી બાબત શ્રીજી મહારાજ સિદ્ધાંત છે એકસો એકવીસ શ્લોકમાં તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ છે ભગવાનના ધામમાં બ્રહ્મરૂપે પુરુષોત્તમ ભગવાનની સેવા કરવી એ સેવાને અમે મુક્તિ માની છીએ જો આ સિદ્ધાંત છે પ્રભુ એમાં આગા પાછું ન થાય અને વચરામતમાં તમે જોઈ લો તો પ્રથમનું એકવીસમું તેતાલીમું ત્રેસઠમું ચોસઠમું અંત્યનું ચોવીસમું અંત્યનું તેત્રીસમું બધામાં એ સિવાય જ્યાં હોય તો સેવા સેવા સેવા સેવા સેવા જ આવે છે ભગવાનની સેવામાં રહેવું ભગવાનની સેવામાં એ જ મુક્તિ છે મર્યા પછી એ જ કરવાનું છે જીવતા એ જ કરવાનું છે એ જ કરવાનું છે તો બાપાશ્રી નામચંદીન મુક્તિ મારા જેમ સમજાવે સેવા તો ઈશ્વરચંદી સ્વામી બાપાશ્રી ને નામે બનાવેલી પરતની ટીપ્પણીમાં જે એ જે શીખવાડે છે એ સારંગપુરના અગિયારમાં અને પ્રથમના નવમાં રચનામત ટીપણીમાં જોડવા એ રૂપી સેવા છે તો ત્યાં પરિચર્યા ની વાત કરે તેતાલીસ માં અને તેના અડત્રીસ માં દિવ્ય સામગ્રી થી સેવા કરે છે પરિચર્યા કરે છે મેં આગળ વિસ્તાર કર્યો છે પરિચર્યા પાસે પાસે રહી ચારે બાજુ રહીને સેવા કરે અને તેના આડત્રીસ માં એમ દિવ્ય ઉપચારો ભગવાન પુરુષો સેવા કરે છે ભગવાન શ્રીજી મહારાજ માં જોડવા ફમાડવા એ રૂપ સેવા ગણવાની એ તમે કયો કેમ ચાલે શ્રીજી મહારાજ જુદું પડે છે એટલે એ પણ એમનું ખોટું છે એટલે આપણે સેવા મુક્તિ છે લીન મુક્તિ નથી મૂર્તિમાં કોઈનો પ્રવેશ નથી એ એક સિદ્ધાંત છે છઠ્ઠી બાબત હોય સ્વામી સેવકપણાનો સિદ્ધાંત એ શ્રીજી મહારાજ નું મૂળ સિદ્ધાંત છે એટલે આપણો દીક્ષા મંત્ર સાધુઓનો છે બ્રહ્માહામ કૃષ્ણ દાસો સ્મી આ રાખ્યું છે મહારાજે અને છે જ એથી આગળ જઈ જ ન શકે કોઈ કોઈ ભગવાન થઈ શકતો નથી હું બ્રહ્મ છું અને ભગવાનનો દાસ છું આ આપણો દીક્ષા મંત્ર છે પ્રભુ અને એ જ દાસપણું છે દાસપણું રે એના માટે જ આ છે તો ગોપાલ એના માટે પણ કહે છે એટલે કહું છું આ સ્વામી ન લગાવ્યો તો હું શું કરત જુઓ પોતાને બ્રહ્મરૂપ માનવું અને પુરુષોત્તમ ની કરવી એ સ્વામી સેવક પણ છે સ્વામી કેવું સરસ સમજાવે પુરુષોત્તમ પર બ્રહ્મ પરમાત્માનો જેને સત્સંગ થયો હું બ્રહ્મ છું અને શ્રીમદ ભાગવત માં પણ એ જ વાર્તા છે જે પુરુષોત્તમ ભગવાનનો જે ભક્ત પુરુષોત્તમ ભગવાનનો જે દાસ તેનું રૂપ બ્રહ્મ છે માટે તેને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી એ જ દાસપણો છે બ્રહ્મરૂપ થઈને પુરુષોત્તમ ભક્તિ કરવી એ જ દાસપણો છે તો ઈશ્વરચંદાજી સ્વામી આ વચનામત રહસ્યના એકવીસ માં વચનામતની એવું કહે છે કે મૂર્તિ રહીને એ અનાદી મુક્ત અતિશય અપાર પુરુષોત્વ મહિમા સમજે છે માટે એને સામી સેવક બધા કરતા વિશેષ રહે છે મૂર્તિ અને સેવાભાવ એ જ દાસપણું છે એ જ સેવા છે સેવા કરવાની નહીં ભાવ રે એ મેં વિશેષ આગળ તમને સમજાવી દીધું છે તો એ પણ ભાઈ ખોટું છે એક તો મૂર્તિમાં પ્રવે રાજસિંહાસન ઉપર ચડી બેસવું એને કહ્યું દાસપણું કહેવાતું છે કાર્યાણીના દસમા વચના શિવજી મહારાજે કહ્યું છે કે જેનો સંઘ કયા થકી જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસના નું થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય એ સંઘનો એ શાસ્ત્ર નો ત્યાગ કરવો મહારાજે કહ્યું શિવજી મહારાજે કહ્યું અને આ મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન ભજન કરવું એ જ ઉપાસના ખંડન છે અને સ્વામી સેવક ભાવ રહેતો નથી લખી દેવાથી થાય છે તમે કોઈને કાગળમાં લખી દો મારો હું તમારો દાસ છું એ તો લખે છે બધાય પણ આમ કાંઈ દાસતા કોઈ કરતું નથી દાસ કોને કહેવાય કરે સેવકની જેમ સેવા કરે એને દાસ કહેવાય શ્રીજી મહારાજની સાથે રહેતા હતા બધા બધા દાસપણે વર્તતા હતા એવું કેમ કહેવાય ધોળી ધોળીને દાસની જેમ કરતા હોય એ દાસ છે એટલે શ્રીજી મહારાજે કહ્યું નહીં એવા દાસભ દાસત્વ ભક્તિવાળા તો આ ગોપાળાનંદ સ્વામી બીજા મુક્તાનંદ સ્વામી છે પ્રભુ દાસપણું કઠણ છે હવ ને આમ તો અંદરથી ભગવાન થઈ જવું છે કારણ કે આ કોઈની ગુલામી કરવી કોઈને ગમતી નથી મન ધાર્યું બધું કરી તો શકાય થઈ નથી શકાતું બાકી તો બધા એટલે સ્વામી સેવક ભવાનો ભાવનો સ્વામી સેવકપણાનો ભાવ ટળી જતો હોય એ બધા શાસ્ત્રો સંઘ એક બાજુ મૂકો એમાં જ આપણું કલ્યાણ છે મૂર્તિમાં રહીને મૂર્તિ ને અંદર રહેવું પછી સ્વામી સેવક વાત માત એક કરે છે કોઈ પણ વાતમાં લખે અને તરત લખે પણ સ્વામી સેવક તો કાયમ રહે છે આ લખી જ નાખે સ્વાય સ્વામી સેવક પણ રહે છે સ્વામી સેવક પણ રહે છે લખી દેવાથી રહી છે હવે ખરી કસોટી નિષ્ઠાની છે હું આ મૂળ સંપ્રદાય બધા જે છે એને જ કેવા માંગુ છું ખરી કસોટી તમને જો સમજાઈ ગયું હોય કે બાપાશ્રીના નામે આ ખોટું ભણવાઈ ગયું છે અને આપણે કઈક અનુસરી પણ ગયા છીએ તો હવે કસોટી તમારી નિષ્ઠાની છે તમને શ્રીજી મહારાજમાં નિષ્ઠા હોય ગોપાળાનંદ સ્વામીમાં નિષ્ઠા હોય એના વચનોમાં નિષ્ઠા હોય તો પાછું ફરવું એ જ પરમ નિષ્ઠાની કસોટી છે બોલો સાચું ખોટું અને સર્વોપરી સર્વોપરી ઉપાસના ડીંગ મારતા હોઈએ તો સર્વોપરીની ઉપાસના એને જ કહેવાય કે એના વચનમાં દોરા જાય તો ફેર ન પાડીએ સર્વોપરીની સર્વનિષ્ઠા એનો અર્થ શું થાય કરીશીએ વચનમ તમા પ્રથમના પંદરમા વચનાત્મા શ્રીજી મહારાજે કહ્યું કે જેના હૃદયમાં ભક્તિ હોય એને તો સતત એમ જ વર્તે કે આટલું વચન મારાથી મનાય એવું તો ભૂલે પણ વચન ન બોલે અને મધ્યના એકાવનમાં વચનાત્મા શ્રીજી મહારાજે કહ્યું છે કે જે મોટા પુરુષના બધા કહેલા વચનો છે એનાથી જે ઓછું અદકું કરવા જાય છે એ જરૂર દુઃખી થાય છે ઓછું કરવા જાય કે વધુ કરવા જાય કરનારો જરૂર દુઃખી થાય છે આપણે વિચારી લેવું એ હું તમને દાખલો આપો અતિ મધુરમ મધુરમ દાખલો છે દાખલો અતિ મધુરમ રામાનંદ સામે રામાનંદ સામે ઘર છોડીને પછી આત્માનંદ સ્વામી એમની પાસે આવ્યા આત્માનંદ સ્વામી શિષ્ય થયા મારે ભગવાન કૃષ્ણ દર્શન કરવું છે શિષ્ય થયા આત્માનંદ સ્વામી જ રામાનંદ સ્વામી નામ પાડ્યું એમની પાસે રહ્યા એમની પાસે શીખ્યા સમાધિ થઈ નિરાકર બ્રહ્મ દર્શન થયું અને આત્માનંદ સ્વામી કેવા સમર્થ હતા એ હરી લીલા મૃતના ચોથા કળશમાં તમે વાંચી લો ઈશ્વર જેવા ભગવાન જેવા ઐશ્વરીઓ બતાવ્યા છે મહાસર્થ સ્વતંત્ર જયારે દેહ રાખવો હોય ત્યારે આખે છોડવો છોડી શકે એવી સ્વતંત્રતા આત્માનંદ સ્વામી હતી એકી ગુરુ પરંપરા એવી મહાસ હતી બધા નિરાકારવાદીઓ હતા ધ્યાનથી સાંભળજો છતાં સમાધિ થઈ રામાનંદ સ્વામી નિરાકાર બ્રહ્મ દર્શન થયું બેભાન થઈ મૂર્ચિત થઈ ગયા મને કૃષ્ણ સાકાર ક્યાં જોઈ નિષ્ઠા ભાગવતમાં હતી આપણને વચનાત્મા નિષ્ઠા છે શ્રીજી મહારાજના ઓરિજિનલ વચનોમાં તો આપણને દુઃખ થાય કે આ શું થયું ભાગવત નિષ્ઠા હતી બચપણ થી ભાગવત વાંચતા સાંભળતા ગુરુ નો ત્યાગ કરી દીધો સાહેબ આવા સમર્થક ગુરુને છોડી કોણ શકે હું એ કઉ છું આપણને કઠણ પડે છે ને હું તમને આ શ્રીજી મહારાજના સિદ્ધાંતો બધા બતાવું છું કે આપણે ભૂલા પડ્યા છીએ મૂળ સંપ્રદાયમાં એને જે બહાર જાવ એને જે કરવું હોય તે કરે હું આજે કઉ છું આપડે મૂળ સંપ્રદાય શુદ્ધિ અને સિદ્ધાંતો એટલા માટે કઉ છું રામાનંદ સ્વામી જેવા આપણને એમને ગુરુ આત્માનંદ સ્વામી મેળવ્યા તો કોણ છોડે રામાનંદ સ્વામી જોવો સામે તમે દાખલો જુઓ દ્રષ્ટાંત જુઓ તમે ચાલતા આવું ખોટું થોડું કરે પ્રભુ શ્રીજી મહારાજ હતા ને ત્યારે બધા અનુવૃત્તિમાં નહોતા વર્તતા અનુવૃત્તિમાં વર્તવું ને કઠણ છે જો ગોપાલ સાહેબ કીએ છે બઉ સરસ વાત છે ગોપાલ સાહેબ લખી છે રામાના સામે હિંમત થી ભાઈ આ ગયા ને ભાગવત માં કીધું છે મેળ મળતો નથી છોડીને જતા આપણે હોય તો દહ વાર વિચાર કરવો પડે નઈ મૂકીને ભીઆઈ કે રખડી સ્વીકારું નહીં નિષ્ઠાળવા અનુવૃત્તિ કોને કહેવાય મન કર્મ વચ્ચે શ્રીજી મહારાજ કહે એમ કરવું મન નું ધાર્યું ન કરવું એનું એને અનુવૃતિ કેવાય ગોપાલ શીખવાડે બોલો આ છે પ્રકરણ પેલું વાત નંબર ત્રણસો તમારે ગોતી લેવી તમારા બે જણા છે બે ધર્મ જ્ઞાન વૈરાય ભક્તિ એ કરીને સરખા છે તેમાં એક તો શ્રી હરિજી મહારાજ ની અનુવૃત્તિ ને વિશે વર્તે છે ને એક નથી વર્તતો તે બે માં કોણ શ્રેષ્ઠ છે સ્વામી તો જે અનુવૃત્તિમાં વર્તે છે એ જ શ્રેષ્ઠ છે કેમ જે સરસ કહ્યું કેમ જે યથાર્થ મહિમા સમજતો હોય તે જ અનુવૃત્તિમાં વર્તે છે હવે આપણે આ મોટામાં કઈક કહેવા જાય તો કે યથાર્થ મહિમા નહીં સમજતા એવું અમારે વિશ્લેષણ કરવાનો સમય નથી અમે મળતું નથી ઊભું રહી જવું અને આ બીજી એક વાત છે ત્રણસો ને ચાલીસમી પહેલા પ્રકરણ એમાં ગોપાલ એમ કે છે કે શ્રીજી મહારાજ ની અનુવૃત્તિમાં રહીને ત્રણસો ચાલીસ પ્રકરણ પહેલું ત્રણ પ્રકરણ મહારાજ ની અનુવૃત્તિમાં રહીને પોતાનું ઉત્તમ કલ્યાણ કરવું એને શ્રેષ્ઠ સમજણ કેવાય બધા નોતા પરથી સત્તા મહારાજ વખતે પણ અને એને લીધે ભેદ પણ પડતો હતો અરે મહારાજ ની માન રાખ્યાના દાખલા છે જ તો મહારાજને છોડીને જતા રહેના દાખલા છે પુરુષોત્તમ થી સામર્થ્ય પામા હતા સાક્ષાત મૂર્તિ ને છતાં અનુવૃત્તિ વર્તી નથી શીખ્યા એટલે મોટા હોય બધા અનુવૃત્તિમાં વર્તતા હોય એવું માની ના લેવું અને જો એવું હોય તો ગોપાલ સાહેબ શીખવાડવું શું કામ પડે અનુવૃત્તિ બહુ કઠણ છે રેવી માટે અનુવૃત્તિમાં રહેવું શ્રીજી મહારાજ એમણે જે કહ્યું છે એમ કરાય મન કર્મ વચને એમણે શ્રીજી મહારાજ કહ્યું એમાં મળે તો પછી બીજા કોઈ હોય એનું કરાય રામાનુ સાહેબ જતા રહ્યા જોઈજો આગળ સરસ કેવી કેવી ઘટના છે પ્રભુ એ ઘટનામાં બધું આવી જાય આપણને હિંમત આવી જાય કે નિષ્ઠાને કહેવાય રામાનુસાઈ જતા રહ્યા શિવ વિષ્ણુ કાંચી ગયા દક્ષિણમાં રામાનુજાચાર્ય નો સાક્ષાત્કાર કર્યો એમના થકી દીક્ષા લીધી વિશિષ્ટ સ્વીકાર કર્યો સાક્ષાત્કાર થયો શ્રી કૃષ્ણ ભગવાનનો ફરતા ફરતા પાછા આત્માનંદ સાંઈ પાસે આવ્યા એમને મળ્યા કે આ સત્ય છે હું સાક્ષાત્કાર કરીને આવ્યો ગુરુ તમે મને સમાધિ નિરાકાર કરાવી હતી પણ સાકાર સમાધિ કરીને આવ્યો છું શિષ્ય કેવાય તું મને આ સત્ય સમજાવે છે આજથી હું મારો અદ્વૈતમ છોડી દઉં છું રામાનુજા રામાનંદ સ્વામી એ કહેલો રામાનુજાચાર્ય નો રામાનંદ સ્વામી એ સમજાવ્યો એ વિશિષ્ટાદ્વૈત મતનો સ્વીકાર આત્માનંદ સ્વામીએ કર્યો હરીલા મૃત કળશ ચારમાં બધું લખ્યું છે અન્યત્ર આપણા ગ્રંથોમાં પણ છે એટલું નહીં પ્રભુ આત્માનંદ સ્વામી એમણે બધાને પત્રો લખી લખીને એમને જેટલા શિષ્યો હતા એ બધાને બોલાવ્યા અને કહ્યું હું અદ્વૈત મતનો ત્યાગ કરું છું વિશિષ્ટાદ્વૈતનો સ્વીકાર કરું છું આજથી તમે જેટલા મારા શિષ્યો છે બધા રામાનંદ સ્વામી કહેમ કરજો એમનો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત માનજો એમને ગુરુ માનજો એમના શિષ્ય થઈને રહેજો મારું કામ પૂરું થયું છે હવે હું દેહ છોડીને જતો રહેવાનો છું હવે તમે રામાનંદ સ્વામીને મળીને રહેજો બધા શિષ્યોને સોંપી દીધા અને અઠવાડિયામાં એમણે દેહ ત્યાગ કરી દીધો આત્માનસાન સ્વતંત્ર હતા બે હરબાઈ ને વાલબાઈ ગુરુની અનુવૃત્તિ ન પાડી તો સંપ્રદાય માંથી વિમુખ થયા વિમુખ થયા એ ન કરી શક્યા બાકી તમામ બધા હતા ને હજી નિરાકાર બ્રહ્મ ને સાક્ષાત્કાર કરનાર સામાન્ય હતા ભાઈ એ લખું ચારણ લોઢવાના એમને આ ગુરુએ કહ્યું હતું તો ઘણા વખત સુધી કઈ સ્વીકારી નથી શક્યા પણ મહારાજ એમને ત્યાં બે મહિના દૂધ માખણ જીમાતા ને ગમે તેમ કરીને લખવું હોય ચારણ લોટવાના એમને પોતાની પાસે લાવ્યા અને એમણે પણ દિલકંઠ વરણીને સજાનંદ સ્વામીને સ્વીકારી લીધા થોડું કઠણ પીડ્યું પણ મહારાજ એમનું અન્ન જીમાતા એમને છોડા નહોતા આ જે બધું સમજવું ને એ આપણા માટે છે એ તો બધા આપણે ટાણવા આવે ત્યારે ખોટું શીખવાડે એ જ શીખવાડે છે હવે મૂળ વાત મારે તમને જે કેવી છે એ મને બાપાશ્રી સામે જરાય વિરોધ નથી હું કઉ બા રાખો વાંધો નથી એમના નામે જે ખોટું થયું છે એ છોડવાની વાત છે અનાદિ મુક્ત આપણે કોઈ સંતો ભક્તો ની આગળ લખીએ ને એ આપણા મૂળ સંપ્રદાય માટે ઠીક નથી એટલા માટે કે આપણે આપણે માનો સમજી ગયા હોય તોય પણ આપણે લખીએ એટલે વાંચનારને તો ભ્રમ થવાનો કે આ ઓલી પેલી સ્થિતિની વાત કરે છે અનાદિ મુક્ત શબ્દ આપણે સંતો ભક્તો આગળ લખવાની એ આપણી પરંપરા નથી મૂળ સંપ્રદાય એકાંતિક પરમ એકાંતિક મુક્તરાજ મહામુક્તરાજ એવા બધા જ શબ્દો છે એટલે આપણે અનાદિ મુક્ત શબ્દ પ્રયોગ કોઈ સંતો ભક્તો આગળ ન કરીએ એ જ હિતમાં છે ભ્રમ થશે કે આપેલી સ્થિતિની વાત કરે મૂર્તિમાં રહીને મૂર્તિને સુખ લેવાની વાત કરે છે એટલે આપણા મૂળ સંપ્રદાયમાં ન હોવું જોઈએ હું વિનંતી કરું છું કેવાય પણ હું સંપ્રદાય ને શ્રીજી મહારાજના સિદ્ધાંત ને માટે કહું છું મુક્ષ થાય નહીં એટલા માટે કહું છું આપણું નીચું મૂકી નહીં પણ આપણે આ કરવું જોઈએ આપણા મૂળ સંપ્રદાયમાં આપ શબ્દ પ્રયોગ નથી થતો કોઈ સંતો આગળ કોઈ ભક્તો આગળ એ તો હકીકત છે આવું જ લખાય છે પરમ એકાંતિક એકાંતિક શ્રીજી મહારાજના લાડીલા મહામુક્ત મુક્ત રાજ છે મૂર્તિ રૂપ થવું છે મૂર્તિમાં રહેવું છે એ શબ્દો મૂળ સંપ્રદાયના નથી ભગવાનમય થવું છે ભજનમય થવું છે ભજનમય રહેવું છે એ આપણા શબ્દો છે માટે કોઈ આવા કીર્તનો રચ્યા હોય કે આવું લખાયું હોય આવું છપાયું હોય આવા પ્રવચનો થયા હોય તો શિવજી મહારાજ ને મૂળ સંપ્રદાયમાં એવું સાહિત્ય દૂર કરવું એ હાથ જોડીને વિનંતી કરું છું આપણું છે જ નહીં આ બારનું લઈ લીધું છે બીજા ખોટું શીખી ગયા છે મૂર્તિરૂપ થવું છે મૂર્તિ બાર રહેવું છે ને નથી અનાદિ મૂર્ત છે નથી આપણું આપણું નથી એમણે જે કહ્યું એ બધું જુદું છે એને માટે આપણે ભ્રમ થાય બધું જે નંદ સંતોએ જે વાપર્યું છે ભજનમય રહેવું સ્મરણમય રહેવું એ જ આપણે આપણા શબ્દો છે ભજનમાં રહેવું ભક્તિમાં રહેવું સ્મરણમાં રહેવું એ શબ્દો હોવા જોઈએ ત્રીજું હું આત્મા છું હું બ્રહ્મ છું હું અક્ષરરૂપ છું હું ચૈતન્ય છું એ આપણા વચરામર્તના પ્રસાદીરૂપ શબ્દો છે આપણો પ્રચાર ના કરીએ તો આપણે બીજાનો શું કામ પ્રચાર કરીએ જે ખોટું હોય એનો રોટલા કોઈક ના ખાય ને ફરચાર કોક નો કરીએ એવું કઈ હાલે આપણે શ્રીજી મહારાજ ન સંતોના જે પ્રસાદી સૂત્રો છે એ સૂત્રો નો પ્રચાર કરીએ એ સૂત્રોથી શીખવાડે અરે આત્મા છો એમ આપણે બોલીએ તો આમ સ્થુલ દેહ ખોટું કરવાની સાધના આવે વચનામૃત માંથી સૂક્ષ્મદેહ ને ધક્કો લગાડવાની વાત આવે શરીરમાં કોઈ તકલીફ હોય આ હોય તે હોય છતાંય ન ગણકારીને ભજન કરવું સૂક્ષ્મ દેહમાં આપણે માન અપમાન થયું હોય કઈ બીજું હોય તે મનમાં રજો ગુણતમો એને આઘા કરીને મૂર્તિનું ભજન કરવું એ સાધનામાં આવે આત્મા રૂપ છું એમ બોલીએ તો એટલે એક પ્રસાદી સૂત્રો વાપરવા એમાં આપણા સંપ્રદાયના સિદ્ધાંતો નું ને આપણું ને શ્રીજી મહારાજ ના સિદ્ધાંતો હિતની રક્ષા છે આપણું પકડીએ આપણે આપણું ભૂલી જાય છે અને બધું આવું નવું બધું એવું થઈ ગયું છે કે આરતી થી માંડીને સુધારા કરવા માંડવા એ તો સાવ ખોટું છે મુક્તાનંદ સ્વામી ને પ્રસાદી ભૂત આરતી છે ગોપાળાનંદ સ્વામી આ બધું ગોઠવી દીધું છે આરતી હોય રામકૃષ્ણ ગોવિંદ ની ધૂન હોય નવીન જીવત રાધિકાષ્ટક હોય એ બધું આપણે સ્વામી ગોઠવી આપ્યું છે ગોપાળાનંદ સ્વામી તો આપણે એવા કેવા કે આપણે એને હડસેલી ને આપણું ગોઠવી દઈએ મનગમતું આપણે આપણને લાગે એવા અષ્ટકો મૂકી દઈએ રાધિકાષ્ટક કાઢી નાખીએ સ્વામિનારાયણે અષ્ટક એવું કઈક આપણે રચીને મૂકી દઈએ એટલે હું સર્વોપરી ઉપાસના થઈ જાય જો સાંભળનારાકરાચાર્ય નામે જે કઈ પછી સુધારા થયા અને એમણે આ કરવું ને ન કરવું એવું શંકરાચાર્ય બધું શીખવાડેલું કહેલું છે ભગવદ્ ગીતાનો પાઠ કરો વીસ સહસ્ર પાઠ કરવો વિષ્ણુ પૂજા કરવી પવિત્ર બ્રાહ્મણને ત્યાંથી ભિક્ષા લેવી આવું વિધિ નિષેધ એટલે આ કરવું ના ન કરવું એવું શંકરાચાર્ય જે કહ્યું છે તો શ્રીજી મહારાજ કે હાલના બધા એવા જ્ઞાનીઓ થઈ ગયા વેદાંતિયો થઈ ગયા છે તો વિધિ નિષેધને ખોટા કરે ગણે છે કે આ કરવું ના કરવું એ બધું ખોટું છે તો ત્યાં શ્રીજી મહારાજ શબ્દ પ્રથમના બેતાલીસમાં વચનાંથમાં બોલે છે કે આ અત્યારે જે વિધિ નિષેધના હાલના જ્ઞાનીઓ ખોટા કહે છે તો એ શું બધા શંકરાચાર્યથી મોટા થઈ ગયા છે તો હું શ્રીજી આ રામકૃષ્ણ ગોવિંદ રાધિકાષ્ટ ને આ બધું જે આરતી ને બધું અમારા ગોપાલ ગોઠવી ગયા છે અને સુધારો કરનારા એ શું આ ગોપાલ સ્વામી થી મોટા થઈ ગયા છે કે વિચાર કરવો જોઈએ સુધારા કરનારા હોય કે આપણે શું ગોપાલ મોટા થઈ ગયા શ્રીજી મહારાજ જ બોલતા છે કે આ બધા આજકાલ રામકૃષ્ણ ગોવિંદ ને રાધિકાષ્ટ સુધારા કરે છે શ્રીમંદ નારાયણ કાદી સ્વામી નારાયણ મૂકે છે પણ શ્રીમંદ નારાયણમાં વાંધો શું છે નારાયણ તો છે અને આવું કરીએ તો જ સર્વોપરી ઉપાસના થઈ જાય સર્વોપરી ઉપાસના અર્થ જ છે કે પોતે કોઈ એક રોમ જો ફર્ક કરે ને વચનમાં તો સુધારા કરનારા શું મોટા થાય બોલે શું ખબર અમારે તો એક સ્વામિનારાયણ ખપે બીજું કાંઈ ખપે નહીં એટલે સ્વામિનારાયણ ખપે ને એટલા માટે ગોપાળાન સાહેબ સમજીને કર્યું છે તો ગોપાલ અજ્ઞાની છે તો ગોઠવી બો બોલું તમારો પરિવાર તો હરેક ને હશે ને આમાં કોઈ દીકરા હોય દીકરાના દીકરા હોય ભાઈ હોય બધા હોય ને પરિવાર કોઈ તમારું એકનું રાખે અને તમારા પરિવારના સભ્યોને બધે પુસ્કાર કરે કાઢી નાખે તમને રાજી થાવ અવતાર અવતારીને કોઈ ને કોઈ રીતે સંબંધ છે જ અંતેના સોળમા વચના પતિવ્રતાનું શીખવાડે છે એમાં મહારાજ કે એના સંબંધી જાણીને પણ એને સન્માન આપે એને પૂજે હે એના નથી તો કોના છે કોઈને કોઈ રીતે સંબંધ છે તમે જે સંબંધ માનવો તે માનો પણ સંબંધ તોડી નઈ શકો અવતાર અવતારી માની ને જ આ કર્યું છે એટલા માટે અમારા સંપ્રદાયના લોકો એટલા માટે ગોપાલજી મૂક્યું છે શ્રીજી મહારાજ એટલે જ પધરા છે કે આ બધું છોડી ના દે તો આપડે પાછા બોવર નીકળી ગયા બીજું વિષ્ણુ સહસ છે વિષ્ણુ પુરુષોત્તમ નારાયણ સુધી પરાત પર નારાયણથી વિલસી રહ્યું છે એ એમાં નામ છે બધા અવતારોના નામ છે બધા દેવોના નામ છે વિષ્ણુ સહસ્ત્ર વિષ્ણુ પરત નથી પરાત પર પુરુષોત્તમ નારાયણ પરત છે વાંચે તો ખબર પડે પણ મહાપૂજા કરો છો તો મહાપૂજામાં દશ અવતાર રામકૃષ્ણ કોઈ શું કામ કાઢી નાખો હું સીધા સાધન કરું તમે રોજ મહાપૂજા ઘડાય રોજ ટોકરી ખખડાવતા હોય તો દશાવતાર નું સ્થાપન છે તો રામકૃષ્ણ કોઈ શું કામ કાઢો દેખાડો જ કરવા ને તમે સર્વોપરી માની એટલું જ કરવા માટે તમે પોતે સર્વોપરી છો એવું દેખાડવા માટે આ ગોદા મારો સર્વોપરીનો કોઈ બીજા ન કરે રામ પણ કોણ છે કૃષ્ણ પણ કોણ છે ગોવિંદ પણ કોણ છે જરાક તો વિચારો કોઈ બીજો છે એક જ નારાયણ હોય એ જ વિલસી રહ્યો હોય રામાનુજાચાર્ય કહ્યું છે કે તમે કોઈ પણ શબ્દ બોલો નારાયણ છે એમ કહું કે ગોવિંદ પણ કોણ છે આરામ આપે રામ છે જે ચિત્ત ખેંચી લે એ કૃષ્ણ છે વિષ્ણુ કોણ છે જે વ્યાપક છે વાસુદેવ કોણ છે કણકણમાં જે વસીને બેઠો છે અને મેં વચ્ચે કીધું તું આ સિરીઝમાં હિન્દુ ધર્મ તરીકે ટકવા માટે આ એકતા જરૂરી છે બહુ દીર્ઘતા વાપરીને અવતારો દ્રોહ ન કરે એ બધાને છોડી ના દે એવા હેતુથી જ ગોપાલનંદ સ્વામી રામકૃષ્ણ ગોવિંદ ને રાધિકાષ્ટક મૂક્યું છે બીજું છે આ હિન્દુ ધર્મ તરીકે જીવતા રેશો આપણે રામકૃષ્ણ કોણ એવો મારીએ કોણ કોને સાચો એ પ્રભુ કઈક એ ગોપાલ શ્રીજી મહારાજની દ્રષ્ટિ સમજીએ માવતર બીજું તમને જો સમજતા આવડે તો હું તમને કહું મહાભારતનું યુદ્ધ થયું ને પ્રભુજી પછી દ્રોણાચાર્ય એવું વરદાન હતું હથિયાર ફેંકે એવું નહીં બાણ ફે એવું નહી ખાલી કામથી પકડી રાખે ને તો કોઈ અસ્ત્ર શસ્ત્રો મરે નહી એવા દ્રોણાચાર્ય હતા આમ પકડી રાખીને આમ ઉભા રહી જાય તો બધા શસ્ત્રો આવી આટા મારીને વૈયા એવા દ્રોણાચાર્ય હતા હવે આ મારવા કેમ ભગવાન કૃષ્ણે કીધું ભીમ અસ્વસ્થામાં નામના હાથી ને માર અસ્વસ્થામાં દ્રોણાચાર્ય નો દીકરો બહુ પ્રિય છે એનું મરણ સાંભળશે એટલે હથિયાર ફેંકી દે છે પછી જ મરશે આ ગૌ ભીમ તો તરત સ્વીકૃતિ જ છે માર્યો અસ્વસ્થામાં અને ચારે બાજુ બુમરાણ મહાભારતમાં મચાવ્યું કે અસ્વસ્થામાં અત અસ્વસ્થામાં અત પણ દ્રોણાચાર્ય વિચાર કરતા થઈ ગયા કે ભીમનું સાચું ન મનાય મને યુધિષ્ઠિર કહેતો હું સાચું માન એટલે ભગવાન કૃષ્ણ બોલો અસ્વસ્થામાં હતા અસ્વસ્થામાં હતા ખોટું કેમ બોલાય ખોટું કેમ બોલાયર ના સત્ય થી એનો રથ યુધિષ્ઠિર મહારાજ નો એક હાથ ઊંચો ચાલતો કેટલો સત્યનો એનો પ્રતાપ હતો ધરતી ને અડતો નહિ હું ખોટું કેમ બોલું કૃષ્ણ ભગવાને કહ્યું કે હું કઉ છું બોલો તૈયાર થયા એ મને ખબર નથી પણ ભગવાન કૃષ્ણને ખબર હતી એટલે ભીમને તૈયાર રાખ્યો હતો અસ્વસ્થમાં અત એટલું બોલે એટલે તું શંખ ફૂક નરો વા કુંજરો જ નહીં અને એ નરોવા કુંજરોવા અસ્વસ્થામાં મરાયો છે પણ હાથી મરાયો છે કે માણસ મરાયો છે એ મને ખબર નથી એવો શંખ ફૂક્યો એ કઈ સંભળાવું નહીં અને દ્રોણાચાર્ય નો દૃષ્ટ માથું કાપી નાખ્યું દ્રોણાચાર્યંત આવ્યો હથિયાર મૂક્યા બેડું કારણ કે સમાધિ જોવા ગયા હાચું છે ખોટું અને ભગવાને દૃષ્ટમ કીધું મારી નાખ્યું મારી નાખ્યું હવે સમજવાનું છે એ જેવો યુધિષ્ઠિર મહારાજ બોલ્યા કે અસ્વસ્થામાં હતો ત્યાં સુધી કઈ નથી નરો કુંજરોવા બોલ્યા રથામ ભગવાને રથ નીચે પડી ગયો મારું એટલું જ કેવાનું છે શ્રીજી મહારાજ ને ગોપાળ સ્વામી કે ને એ પરમ સત્ય છે બાકી આપણું બધું કરેલું નરોવા કુંજરોવા આપણને નીચે જ પછાડે નીચે જ પછાડે તમે ગમે એવા ડીંગ મારો આ એક દ્રષ્ટાંત હાથમાં આવી જાય તમને તો કોઈ મહારાજની મરજી લોપી નવું કરે નહીં નરોવા કુંજરોવા થાય એટલે ધડામ નીચે પડે તમે તમારું કર્યું છે વાત સાચી છે ને મહારાજ કે એમ કરો એમાં જ તરી જાય એ રોડ ખોડ્યો પથ્થર આપીને કે આખી જિંદગી પૂજે એને પૂજતો રહે એ અક્ષરધામમાં પામે એની સેવામાં રહીએ અને જે સંશય ક્રિયા કરે એ જતો સત્ય છે પરમ સત્ય તો આ જ વસુદેવજી વચન આપ્યું હતું કે તારે તો આઠમા ગરબા એની માર ને માર એનું મૃત્યુ છે એવું માને છે ને હું તને એક દીકરા આપતો જઈશ લઈને ગયા અને વધારે નાખતો છે ગોકુળમાં ટોપલે મૂકીને ગોકુળ મૂકી આવ્યા નહીં ત્યાંથી દીકરીને લઈ આવ્યા આ પરમ સત્ય છે ભાઈ ભગવાન કહે એમ કરાય આપણા મન દોઠવીએ નરોવા કુંજરોવા છે એ આપણું પતન કરે આરતી પરમ કલ્યાણ જોતું હોય તો નહીં તો નરોવા કુંજરોવા છે યાદ રાખો રામ કૃષ્ણ ગોવિંદ એમનામ જ રખાય રાધિકા કષ્ટ એમનામ જ રખાય ગોપાલ મોટા થઈ ગયા એક જ પ્રશ્ન પૂછો જાતને જુઓ બાપા શ્રીવાળા એ જે કીર્ એમાં મોહન વનમાળી સારંગ પાણી ગીરધારી નટનાગર નંદલાલ બધા શબ્દો કાઢી નાખ્યા છે એમને જે ફીટ પડે એ ગોઠવી દે સુધાર સુધાર કારણ કે સુધારા એની પરંપરા પહેલેથી હાલી આવે છે એટલે આમ કહો તો આનું છે એટલે એમને કઈ થડકો જ થતો નથી આપણે સુખ કરીએ છીએ બંધુ સહજાનંદ તમે જોજો ફેરફાર કરવા માંથી કઈ રસ આવતો છે ભાઈ પેલી વાત એ છે કે આપણે જે આપણા કવિઓ છે એનું અવમૂલ્યન કરીએ છીએ કોઈ રસ કવિઓ હોય હાથમાં લઈએ તો રચયતા સ્વામિનારાયણ ભગવાનના આ પ્રેમાનંદ લખે છે આપડા મોટા કે છે ને આમાં પ્રાસ કે પદ લાલિત્ય કે રસ રસપ્રવાહ તો કઈ છે નહીં આપણે જ આપણા પ્રેમાનંદ સ્વામી સહજાનંદ ખોટું દેખાડીએ અને એમ શબ્દો ગોઠવી દીધે સર્વોપરી થાય સર્વોપરી નિષ્ઠા સર્વોપરી નિષ્ઠા એ છે કે જનક રાજા એ વચન ચૂકી ગયા તા પાન ઘડે દીધો તો એને પાસ સુધી એ સમજ કરી રહ્યો છું આવો મારા મોહાના મીઠડા લાલ કે જોવું તારે મોર શું રસપ્રવાહ છે મોહન મનને મોહિલી અને મોહન કેવા હોય છે પેલા રહ્યો ખબર પડે કડવો ઝેર જેવો છે અને દરેક આમ તમે જોવો ને કડવા ચીબડા પાકે ત્યારે મીઠે થાય કડવાની લીંબડી છે કડવા લીંબડા એ પાકે ત્યારે મીઠી થાય ખાટી કેરી મીઠી થાય માણસ એવો છે જેમ જેમ મોટો થાય કડવો થતો જાય એમાં મીઠડા શબ્દ એ છે કે મારો સહજાનંદ સ્વામી મીઠળો છે મીઠા કરી નાખે બીજાને મીઠા બોલે ચાલે અરે કેવા શબ્દો વાયપરા પ્રેમાનંદ સ્વામી આ સુધારો કર્યો હવે જો તમારે રસ આવે કે હું બોલું એ આવો મારા સુંદર શોભતા લાલ કે જો તારે મોર લોલ રસ મરી ગયો જો હે પ્રભુ હજી જોવો મન મારું મોહું મોહાન લાલ પાઘલડીની ભાત મારે લો આમણે ફેરફાર કર્યો બાપાશ્રીવાળાએ મન મારું મોહું સહજાનંદ કે પાઘલડીની ભાત મારે રસ મરી ગયો પદ લાલિત્ય ચતુર્યું આ બીજા પદમાં તો સુખ સંપત મે શ્યામ મોહન મન ભાવ તારે સુધારો કર્યો વાલા મારે સુખ સંપત મે શ્રીજી મન ભાવ તું મડા કાંકરા નાખીને ખખડાવતા એવું લાગે આવે રસ સાતમા પદ માં કટિલંકા જોઈને જાદવ છેટિલંકા જોઈ ને સહજાનંદ કે મન રંગ ચોળ છે રેલો અધિકાર પેલા કોઈ આપ્યો અને એક વાત કહું હાથ જોડીને કહું શ્રીજી મહારાજ ને સામે આ પદ ગવાયા છે અડતાલીસ મહારાજ ઉભા થાય હું આ સાધુ દંડવત પ્રણામ કરું એવું મને મન થાય છે આટલું પ્રસાદીભૂત અને બીજું આઠ પદ એ શ્રીજી મહારાજ આઠ અંગનું વર્ણન છે અને એના ઉપર આ છેદ કરવો એ મૂર્તિ ઉપર છેદ માર્યા બરાબર જીવ કેમ આ લે મૂર્તિ રૂપ કીર્તન છે આના ઉપર છરી ચલાવવાની શ્રીજી મહારાજના અંગ ઉપર ચલાવવા બરાબર પાપ લાગે જેને નિષ્ઠા હોય ને ન કરી શકે કે હું શું કરું છું મહાપ્રસાદી ભૂત દિવ્ય શ્રીજી મહારાજ મૂર્તિ રૂપ એમાં કેમ છેદ કરી શકાય અને બીજું મને જવાબ દો વૈદરામાં ફેરફાર કરી નાખીએ કલ્યાણમાં નડતા રોગ ટળે ખરા પ્રભુ જરાક વિચારો પાછા વળો પ્રભુ આમાં છે શું વાપાસને નામે કોઈ સાહિત્ય લેવા જાઓ તમારે જો કીર્તન સાચા તમને ન મળે ફેરફાર વાળા મળે વચરામત લેવા જાવ સાચું ન મળે આ થાય અક્ષર પુરુષોત્તમમાં જાઓ તો એમાં ચરિત્રો કોઈ લેવા જાઓ તો એમાં એનું કઈક ગુણાત્તિતા સામે કરી નાખે અને પછી કાપોતાનો સિદ્ધાંત થોડો નાખી દે એ ભેળસેળ એ રીતે કરે આખા શબ્દો બધું કાઢી નાખે અને બધું નવું ગોઠે આખું વચન નવું ગોઠવી દીધું ચાવી ગયા પછી પાંદડા ચાવતા શું વાર લાગે એને બધું ઉડાડી નાખે એટલે તમને ત્યાં સાચું સાહિત્ય નહીં મળે તમારે સાચું વચના વાંચવું હોય તો વડતાલ કે એમ જાવ મૂળ સંપ્રદાય પ્રતો કીર્તનો વચનામાં ભક્ત ચિંતા મળી ગ્રંથો તમને સાચા ત્યારે એટલે ગોતવા ક્યાં જાય છે લોકો આ તકલીફ છે હવે પ્રથમ શ્રીરીને થોડું થોડું તમને આપતો જાઓ ના બેસે રે નાળી કરે જળોળે તો એમને ફેરફાર કર્યો બાપાશ્રી વાળે પલાઠી વાળી રે નાવા થાય તૈયાર કર લઈ કળશો રે જળઢોળે તહેવાર આ પણ કરવાની શું જરૂર છે પણ એમાં હું વનમાળી આવે ને એ ની યાર તો શું આપણા સજાને છે વનમાળી નથી પ્રભુ કોણ સમજાવા જાય આઠમું પદ જોયું પગ સાથળ ને રેંગ પાણી એને વાંધો આવશે સારંગ પાણી પગ સાથળ ને રે લઈને સારંગ પાણી કોરા ખેસ ને રે પહેરે સારી ફેટે તાણી આમ આખી લીલા છે ને કેવી રીતે મારે ધોતી પહેરતા હવે એ ફેરફાર કરે છે પગ સાથળ ને રે લઈને શોભાધામ કોરા ખેસ ને રે પહેરે શ્રી ઘનશ્યામ આખી વાંધો સારંગ પાણી આ એટલે પેલા સારંગ પાણી આ રે વાંધો એમાં શ્રીજી મારે પહેરવા તમે હરખું કાન ના એને સારી રીતે ધોતી તો પહેરવા દો સારી પેટે તાળી ઢીલી ડાબા રે પગની પલાઠી વાળી તે પર ડાબો રે કરેવાન માળી ઓરિનલ મૂળ બાપછ વાળે ફેરફાર કર્યો ડાબા પગની રે વાળી પલાઠી નાથ નથી માણવા આવવું નથી પ્રભુ આપણે મૂળ સંપ્રદાયમાં એક ક્યાંક દેખાય છે આ જે પ્રથમ શ્રી રહીને છે ને એમાં નવમાં પદમાં સંત હરિજન ને સાથે લઈને શામ શ્યામ ના બાપારે પૂર્ણ કામ ભૂલથી કે ગમે તે રીતે સંત હરિજન ને રે સાથે લઈ ઘનશ્યામ લઈને શ્યામ લઈ ઘનશ્યામ કરી નાખ્યું છે હું આટલું ફેરફાર કરવામાં માનતો નથી કારણ કે માખી મારે ને ગામડામાં કે માખી મારે ને એ પછી માણા મારે જે સુધારો કરવા શીખી જાય ને એ પછી બીજો ગમે તે સુધારો કરે આ તમે બાપા શ્રી જોઈ લ્યો છે એમણે સુધારો કર્યો ક્યાંય મને અટકતું જ નથી આપણે આ ઓરિજનલ મૂકવું જોઈએ ઓરિજનલ મૂળ વસ્તુ આજ છે સંત હરિજન ને રે સાથે લઈને શ્યામ નાવા પધારે રે ઘેલે પૂરણ કામ સંત હરેજને રે સાથે લઈ ઘન શ્યામ એમ કરવો મજા મને તો આ ખટકો જ આવે તરત સાથે લઈને શ્યામ સુધારો કરી આશ્વા બદલ હજી થોડીક વાત છે જલ્દી પૂરું કરીશ બહુ પ્રસિદ્ધ કીર્તન છે ભુમાનંદ સાહેબ સર્વે સખી જીવન જોવાને ચાલો દીકા ઉત્તમ જશ ગાવેરે નૃત્ય કરી નાર વીણા કેવો પ્રવાહો કર્યો નૃત્ય કરી સંતો વાજી રે મારી માંરે પુરુષોત્તમ નારાયણ સર્વ જીવના જીવન છે એ જયારે આવતા હોય ત્યારે નારદ શુખ સંકાદિક નૃત્ય ન કરતા હોય વધાવતા ન હોય જસ ગાતા ન હોય તો કોણ હોય ઉલટાનું કેટલું વસ્તુ છે અને નારદજી વીણા વગાડતા હોય સુખ સંકાદિક જસ ગાતા હોય એ તો પુરુષોત્તમ નારાયણનું વૈભવ છે અને રસપ્રવાહ છે વૈભવ છે ઉલ્ટાનું કેટલું સારું પ્રમાણ છે કાઢી નાખ્યો અને નારાજ ને સુખ ને સંતાધિક બધા વિરોધી હોય એમાં તો કઈ કહેવામાં બાધ્ય નથી જોઈ મુહૂર્તે મનોહાર તારી મા વારે મારા નેણા લોભાણા મોળીડા નવલ કલંગી શોભે છે સરવાસ નાખું વારી મા વારે મારા નેણા લોણા એ બ્રહ્માનંદ છે શ્રીજી મહારાજ વર્ણન કરી નામકી એ છબી ઉપર અક્ષર પુરુષોત્તમ વાળાએ લીટી લીટીમાં ફેરફાર કરી નાખ્યો કારણ એમ મેં કીધું ને કા ચરિત્રમાં ભેળસાડ કરે અને પોતાનું નાખ પોતાનું નાખવા માટે એક શબ્દમાં ફેરફાર કર્યો બ્રહ્માનંદ કહે આ છબી ઉપર વારે મારા નેણા લોહાણા એ કાઢીને આ કર્યો એટલે પોતે જે સંત છે એ છબી ઉપર સર્વસ્વ વારી એવો અર્થ એમણે લીધો એ તો બતાવે તો વિડીયો જોયું છે એમાં કે હું કઉ એવું નથી બ્રહ્માનંદ સામે રોવું આવી જાય એવી વાત છે કે મેં પદ કોઈ તમારા સંતો માટે લખ્યું નથી મેં આ છોકલા માટે લખ્યું છે શ્રીજી મહારાજ માટે લખ્યું છે આપણે મુક્ષો વિચારવાની જરૂર છે કે સાચું ખોડવું સાચું ઉપાસવું સાચું તપાસવું સાચી વસ્તુ બેળવવું મેં તો આ તમને રજૂ કરી દીધું અને મૂળ સંપ્રદાયની ફરજ છે કે સાચું સાચવું ઓરિજિનલ સાચવવું બધું થોડી વાત કહું કે સંપ્રદાયના સળંગની વાત પૂરી થાય છે અને આ મારું છેલ્લું પ્રવચન છે ઉપસોહાર હવે કહી દઉં દેવ મંદિર આચાર્ય સાદો ભક્તો અને શાસ્ત્રો છ અંગ એમાં જોડાઈને રહેવું એમાં જ પરમ કલ્યાણ છે છુટી પડી ગયા થી કલ્યાણ નથી મનમુખી થઈ જવાથી કલ્યાણ નથી લોકમાં વાહવા થઈ જાય શિક્ષાપદ્રી લખીને શ્રીજી મહારાજ કહ્યું છે કે આ શિક્ષાપદ્ધિ ની બહાર વર્તે એ અમારા સંપ્રદાય થી બહાર છે એમ અમારા સંપ્રદાય વાળા એ જાણું હવે આપણે એ લખીને ગયા છે પછી ગમે એટલું માનીયે તો હવે એ તો જુદું જુદું તો આ ઘણા કઠણ પડે એટલે શું કે પોતાને મનમાં કરવું છે એ લોકો શું કે શ્રીજી મહારાજ બંધારણ બાંધી ગ્યાસ છે ક્યાં લિક્ષાપત્રી શું છે આચાર્ય સ્થાય દીક્ષા વિધિ બાંધી દીધી મૂર્તિ પ્રતિષ્ઠાનું કહી દીધું એ બધા જે અંગો છે એ બધા એના ક્યાં ફરજ છે ક્યાં કર્તવ્ય છે એ કહ્યું દંડ વિધાન શું હોય પ્રાષ્ઠ વિધાન શું હોય શાસ્ત્ર કેટલા માનવા કોના ભાષ્યો માનવા કોના ન માનવા અરે કેવું તિલક કરવું કેવો ચાંદલો કરવો કેવી કંઠી પહેરવી બધું પણ જેને એમાં વર્તવું નથી એટલે એમ જ કહી દે કે આ ક્યાં બંધારણ બાંધી ગયા છે અરે દેશ ઇઝ ધન્સ્ટિટ્યુશન ઓફ સ્વામિનારાયણ સંપ્રદાય આ સ્વામિનારાયણ સંપ્રદાય નું બંધારણ છે શિક્ષા એમાં રહેવું જોઈએ મારા દુઃખ સાથે એક વાત કરવી છે બાપાશ્રી ને માનનારા એક ભાઈ લોહી અઢારમું વચરામર સમજાવતા અને એમાં દિવ્ય ભગવાનને જાણવા ક્યારે મનુષ્ય ભાવ ન લાવવો એનું જ આખું વચરામર છે વરા ભજનારા શું ભગવાનના ધામ વરાહ જ થતા છે એ જે વાત છે બધી એટલે ભગવાન સ્વરૂપમાં ભગવાનની મૂર્તિમાં ભગવાનના ચરિત્રમાં લેશ માત્ર મનુષ્ય ભાવ ન લાવવો એ જ ભગવાન ને પરમ કલ્યાણનું ભક્ત જાણીને પરમ કલ્યાણનું કારણ છે એ બધી વાતો કરી ત્યાં સુધી મહારાજ બોલ્યા કે ભગવાનના ભક્તો હોય એમાં કોઈ કોઢી હોય કોઈ લંગડો હોય એમાંય મનુષ્ય ભાવ ન લાવવો તો પરમેશ્વર માત્મા કેમ પરઠાય મનુષ્ય ભાવ આટલું દિવ્ય ભાવ સમજાવતું લોયાનું અઢારમું વચરામાં છે હવે તમે ધ્યાનથી સાંભળજો તો બાપાશ્રીને માનનારા એક ભાઈ આ લોયાનું અઢારમું વચરામાં સમજાવતા સમજાવતા એમ કહેવા માંડ્યા કે આ સંપ્રદાય ઉદભવો કેમ તમને ખબર છે નાના ભાઈ એના દીકરાઓ એનો પરિવાર એના વ્યવસ્થા માટે આ વ્યવહારની સ્થાપના થઈ છે આ મેં સાંભળ્યું ને મને તો બહુ બળતરા કે એમને દિવ્ય ભાવ સમજાવતા સમજાવતા શ્રીજી મહારાજ માં જ મનુષ્ય ભાવ પરથી દીધો વચનામાં સમજાવે છે લો નહી કઉ પણ એમાં વસ્તુ સ્થિતિ એ હતી કે તમારે અમારામાં દિવ્ય ભાવ ક્યારે ચૂકવો નહીં એવું તાત્પર્ય દરેક દિવ્ય ભાવ રાખવાનું શીખવાડતા હોય એ બોલ્યા કે હું તમને બહુ મળતો નથી એટલે સારું છે નહી તમને તરત અવર ભાવ આવે એટલે કે દિવ્ય મનુષ્ય ભાવ આવે એટલે પોતામાં દિવ્ય ભાવ રાખવાની વાત સમજાય શ્રીજી મહારાજ જે થતું એ થાય શ્રીજી મહારાજ નો દિવ્ય ભાવ જ રાખવો મનુષ્ય ભાવો નહીં લોનુષ્ય ભાવ ભયંકર એના ભાઈઓ દીકરાઓને એના માટે આ ગાદી સ્થાપન મંદિરો એના માટે બાંધ્યું છે એમણે જો સાંભળજો કેટલો મોટો મનુષ્ય ભાવ પરથી બેઠા એ કંચાળાનું સાતમું વચન અમારું સ્પષ્ટ શબ્દમાં શ્રીજી મહારાજ કે છે જેને ભગવાનમાં મનુષ્ય ભાવની શંકા થઈ એ પછી ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય કે મહા હોય તો પણ એનું કલ્યાણ થવું કઠણ છે પછી ગમે એટલી કલ્યાણની ડીંગ મારે તો થાય શું કારણ કે એને આ સંપ્રદાયના છ અંગમાં કોઈ દિવ્ય ભાવ આવવાનો જ નથી મનુષ્ય ભાવ જ આવવાનો છે વ્યવહાર ભાવ આવવાનો છે અને પંચાળામાં સાત શ્રીજી મહારાજ એમ બોલે છે જેને આવો મનુષ્ય ભાવ આવ્યો ભગવાન ના એ ગમે ઉર્ધ્વર રહેતા ને બ્રહ્મચારી હોય મહા હોય તો એનું કલ્યાણ થવું અતિ કઠોળ છે ન વંચાતું હોય તો પાછું વાંચી લે પંચાળા ને સાત છેલ્લો પ્યારામાં લખ્યું છે કલ્યાણ થાય માનોશ તમે પોતે તો ભૂલા પડે અને ભૂલા પાડે આવું થાય અને શ્રીજી મહારાજ સ્પષ્ટના સત્યાવીસ માટે પાછળથી અંધ પરંપરા ન ચાલે માટે હવે તમે જોવા છ અંગમાંથી જે બહાર નીકળી ગયા શ્રીજી મહારાજ સ્થાપિત દેવ આચાર્ય સાધો સંતો સાસરો મંદિર દેવ ત્યાં બધે અંધ પરંપરા ચાલે છે બોલો શુદ્ધ રે છે વળગી રેસો તો અંધ પરંપરા ઉભી નહીં થઈ શકે અને એ નહીં થાય બે વસ્તુ અખંડ રહેશે શુદ્ધ ઉપાસના રહેશે અને પરંપરા શુદ્ધ રહેશે તો જ તમારું કલ્યાણ થશે બરાબર છે આ વ્યવહાર સ્થાપન નથી કલ્યાણના હિતની વાત છે અનંત જીવોની એટલે મારા મંદિરો કર્યા છે આ બાબત માટે એને એમ કેવાય કે એના દીકરા માટે એના ભાઈઓ માટે આ બધું કર્યું છે એના માટે અવતાર પૃથ્વી ઉપર આવ્યા હતા જેનું ભજન કરે છે એમાં આ ભાવ છે પ્રભુજી હું તમને પ્રસંગ રઘુવીરજી મહારાજ રઘુવીરજી મહારાજ ને નિત્યાનંદ સ્વામી ગોપાલ આનંદ સ્વામી ને બધા સાંભળજો એ સુરત આવ્યા હતા સત્સંગ સમાજ સુરત નો તો કેટલો મોહબૂત પ્રેમા અર્ધેશ્વર પારસી મારા તો પછી રઘુવીરજી મહારાજ સુરતમાં પધાર્યા છે હિલોળ હોય ને સુરતમાં હા પારસી પણ મહારાજ પરમ ભક્ત રોજ આવે પણ એક વસ્તુ બને ગોપાળાનંદ સ્વામી દંડવત કરે રઘુવીરજી મહારાજને ન કરે ગ્રહ જાણે પગે લાગી પછી સ્વામી પાસે બેસે રઘુવી મહારાજ પ્રત્યે ભાવ ન થાય શું કેવાનું છે પરમ કલ્યાણ પરમ બાંધી ગયા છે મર્યાદા બાંધી ગયા છે નિત્યાનંદ સ્વામી એ ગોપાળાનું સ્વામી કીધું સ્વામી એક વાત કરવી છે સ્વામી કે શું છે સ્વામી તો અર્ધેશર પારસી ને સાચું સમજાવવું પડશે મહારાજ દે છે નિત્યાનંદ સ્વામી ને ક્યાં દીકરા ગદ્રાવતા તાકીએ ગોપાલ સાહેબ દીકરા ગદ્રાવાતા પરમ કલ્યાણ ની પરબ હતી એટલે ચિંતા કરી ગોપાલ સાહેબ કીધું સ્વામી એને જરાય મહિમા નથી એને કંઈક સમજાવવું પડશે કેટલા આંધળા ભીત થઈ ગયા છે કેટલા બીજાના આંખે પાટા બંધાવે છે ગોપાલ સારું હું કરું છું હરદેશ પારસી બેઠા તા બીજે દિવસે અને ગોપાળાનંદ સામે એટલે કેશવદાસ સ્વામી હતા ને એમની સામે આમ જોયું ધડામ થઈ સમાધિ થઈ ગઈ પડી ગયા એટલે હરદેશર કે આ શું થયું એ સાધુ સમાધિ થઈ ગઈ એમ હાથ નાળી જોઈએ તો કાંઈ નહીં સ્વામી કે પછી એને થઈ જાય છે એક બાજુ સુવડાવી દઉં એટલે એક બાજુ રૂમમાં ઓઢાડી અને સૂડાવી દીધા એ તો સમાધિ થઈ ગયા એક દિવસ ગયો એક રાત ગયો બીજો દિવસ બીજી રાત ત્રીજો દિવસ દિવસે અર્ધ પારસી રોજ ત્યાં આવે સાધુ છે અર્ધેશર પારસી કીધું ગોપાલ કે સામી સાધુ ખરેખર સમાધિ ગયા છે કે સ્વામી કે તો સમાધિ જ છે તો ઉઠાડો ને તો કે મારું કામ નથી ગોપાલન તો હવે શું થશે તમે રઘુવીરજી મહારાજ પાસે રઘુવીરજી મહારાજ આવે અને સાધુ ને ઉઠાડે તો અરદેશ પાસે રઘુવીરજી મહારાજ એટલે ગયા કે બાપ પેલા સાધુ તંડ દિન તંડ રાજ સમાધિ કે છે બપા પીડા છે તો એને જગાડો એટલે તરત રઘુવીરજી મહારાજ આવ્યા ઓ કેશોદાસજી જાગો મેં તમને આવવા નતા જિત્યાન સાહેબ ખુશ થઈ ગયા અર્ધે શક પાછી દંડવત કરતા થઈ ગયા આ મહિમા સ્થાપે છે શું કામ એને દીકરા ગદરાવા અરે કલ્યાણ વાત છે મર્યાદાની વાત છે ઉપાસના બગડી ના જાય ભેળસેળ ના થઈ જાય અંધ પરંપરા ના ચાલે અંધ પરંપરા શું ભગવાન ગુરુવાને ધ્યાન કરાવવા માનસી કરાવે આ કરાવો તે કરાવો મન ફાવે તે મૂર્તિ પધરાવી એ કરવું શાસ્ત્રોમાં આમાં ઘાલમેલ કરીને ઉભું કરવું અંધ પરંપરા નહીં તો શું એની નીચે કોઈ શબ્દ મળતો હોય એ વાપરી શકાય એવું ના થાય એટલા માટે રાંધ્યું છે એટલે તમે પાછા એ બોલ્યા બાપાશ્રી જે વાત હું કરું છું ને એ કે કોઈ સ્થાન માં કલ્યાણ થાય છે કલ્યાણ તો શ્રીજી મહારાજ મૂર્તિથી છે એટલે કેવાનું કે હડતાલ અંતે એમ રેવામાંથી કલ્યાણ થાય છે કલ્યાણ તો શ્રીજી મહારાજ છે વાત ઉત્તમ લાગે પણ પ્રભુ એવું નથી સ્થાન તો એ વખતે નંદ કોઈ ગામડામાં હરિમંદિર હોય ત્યાં રહેતા હોય બધા વળતરમાં રહેતા હોય તો જ કલ્યાણ થાય એવું અમે ક્યાં કીધું મૂળ શ્રીજી મહારાજ એ નથી કીધું પણ આ બે વસ્તુ સચવાય એ માટે જોડાઈ રહેવાનું તો કયું જ છે ઉપાસના શુદ્ધ રહે અને પરંપરા શુદ્ધ રહે તત્વજ્ઞાનની સિદ્ધાંતોની ગુરુ પરંપરા એટલે શું મૂળ સિદ્ધાંતો એક ગુરુ પોતાના શિષ્યો આપતો જાય સંપ્રદાયનો સિદ્ધાંત આપતો જાય જે ગુણાતિકતા બાલ મુકુદાસ સ્વામીને આપ્યો બાલ મુકુદાસ આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ને આપ્યો એ શાસ્ત્રી મહારાજ હું તમને આપું આ છે સિદ્ધાંત મને ન મળ્યો હોત તો હું તમને શું કેવાનો હતો આ સાચા ગુરુ પ્રતાપ છે સાચા ગુરુ મળે તો શું થાય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એક દોરોલ ન કરી શકુંશાળીજી મહારાજ સંપ્રદાયના સિદ્ધાંતો નું કઈ કહેવાનું મને એક નિમિત્ત બનાવ્યો છે પણ પ્રતાપ ગુરુદેવ છે એ મને ન મળ્યો હોતો અને એમને બાલ સ્વામી ન મળ્યા હોતો ક્યાંથી થા એ એટલા માટે જોડાઈ રહ્યો સ્થાન એટલે કઈ વડતાલ કે અમદાવાદ કે ગઢડા કે પેડ્યું રહેવાની વાત નથી આજમાં તો થાય છે શું માથે આવે એટલે કેવું થાય તમને એક એક ગામમાં માથાભેરે માણસ વેપારી ત્યાં નામું રાખે મન ફાવે તે લઈ આવે બોલો વિચારો માથાભે માણસ અરે કઈ બોલી શકે નહીં લાવે એટલે આવે નામ નામું લખી રાખે લખી વાળજે લખી વાળજો એમ કઈ લઈ નીકળી જાય પછી પેલા વેપારી ક્યારે કે મોટા માથા ભાઈ ને બાપા જ કેવા પડે એ બાપા હવે હિસાબ સમજે બાપા હિસાબ છું લખી વાળું સમજ છું લખી વાળ્યું ચોઈટો છે હાલ હિસાબ કાઢ શું છે આપણું શું શું છે એટલે કે બાપુ જોવું બાપા પાંચસો ગ્રામ તમાકુ કાન પકડી વાત પાંચસો ગ્રામ વોપારી કાન પકડી વાત મારું આપવાનું એક તેલ નો ડબ્બો ગોલકુનાબદી પાંચસો ગ્રામ વરિયાળી કાન પકડી વાત પાંચસો ગ્રામ ધાણા દાંત કાન પકડી વાત એ વેજીટેબલ ઘી નો ડબ્બો અરે ભાઈ ગોલકુના એ તો જબ લીધો તબદીનો જયારે લીધું ત્યારે રોકડા પૈસા દીધા કાઢી દેજું કાન પકડી વાત ગુરુ નું અપમાન ન કરવું કાન પકડી વાત ગુરુને દર્શને જાવ ત્યારે ખાલિયા ન જાવ કાન પકડી વાત સંત સમાગમ રોજ કરવો કાન પકડી વાત દીક્ષા સાધુ આચાર્ય ધર્મવંશી હોય એના થકી કાર્ય સત્સંગ કેવાય એર કેવાય મૂર્તિ માં જોડાવાનું છે એ પરમ કલ્યાણ છે ભેણું ગોલકુના જેવું થયું કરી અરે તમે ગમે એટલા પાણી ગાળીને વાપરો કે ગમે એટલા નીરવ્ય ઉપાસના રૂપે માથું કાપી નાખ્યું દીક્ષા રૂપે મનમાં શાસ્ત્રો લખ્યા અને તમે કલ્યાણની ડીંગ મારો એ તો બાપ મળદાને શણગાર કર્યા જેવી વાત છે પ્રાણ ઉડી ગયો મળદાને ગમે એટલું શણગારો શું થાય શુદ્ધ ઉપાસના શુદ્ધ સિદ્ધાંતો શુદ્ધ પરંપરા એ તો પ્રાણ છે એ તો જતો રહ્યો પછી મળદું બધું મળે શણગાર ગમે એટલે વચરામત ના શબ્દો લે ભ્રમ થાય બધાને સમજ તો હોય નહિ શું કે જુઓ મધ્યના તેર માં શું કે હજી ઓયલા બોલે છો બાપાશ્રી વાળા લોર માં ઉભો મધ્યના ત્યાંની જ વાત છે આ બધું તો અવર ભાવની વાતો છે બધી પર ભાવમાં જોડાવો મૂર્તિ માં એમાં ગઢડું ન દેખાતું હોય ઓસરી નો દેખાતી હોય એમાં આ બધું ક્યાં આવે છે આચાર્ય નથી દેખાતું ઓસરી નથી દેખાતી અધિપતિ કેવા આવબળો ગઢડા મધ્ય નું વચરામત છે સોમવત અઢારસો શ્રાવણ વધી અમાસ નું બોલેલું છે શ્રીજી મહારાજ એના પછી એક જેટ છ મહિના પછી એ અષાઠી વર્ષ બદલાતું ત્યારે એટલે આમ એ નવા વર્ષનો શ્રાવણ મહિનો એટલે બીજો મહિનો એ અમાસ હતી અઠ્યોતેર શ્રાવણ વધી અમાસ વર્ષ શરૂ થયો બીજો મહિનો પૂરો થયો એના પછી એક્ઝેક્ટ બે મહિને એક્ઝેક્ટ છ મહિને નરનારાયણ દેવ ની પ્રતિષ્ઠા કરી છે આ ગઢડું નહોતું દેખાતું તું કેમ ભુજમાં પધરા મંદિર કર્યું પછી આ ધોલેરા જુનાગઢ ગઢડા વડતાલ બધે છ મંદિરો કર્યા આચાર્યનું સ્થાપન કર્યું બે ગાદી કરી લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ હું પેલા ક્યાંક પ્રવચનમાં બોલ્યો છું કે નરનારાયણ દેવ લક્ષ્મી નારાયણ દેવની ગાદી પીઠાદી પીઠ તરીકે સ્થાપિત કરી શું કા ને રઘુપીર પીઠ રાખી તો વાંધો શું આવત ઉત્તરપીઠને દક્ષિણ પીઠ રાખી હોતું વાંધો શું હોત ધર્મપીઠને ભક્તિ પીઠ નામ રાખ્યું તો વાંધો શું હોત પણ લક્ષ્મીનારાયણ દેવની પીઠ અને નર દેવ પીઠ શા માટે સ્થાપન કરી કે કોઈ અવતાર ને છોડી જાય નહીં વાત આચાર્ય સ્થાપ્યા લક્ષ્મી દેવ ને પીઠ સ્થાપી શિક્ષા પત્રી આ બધું અઠ્યોતેર માં શ્રાવણ વધી અમાસ માં બોલ્યા તેર મુ ત્યાર પછી કર્યું છે તો ગરડું દેખાતું નહોતું ઓસરી નહોતી દેખાતી જેને આ કર્યું શું કામ વિચારવું જોઈએ ને અને બીજું તમને કહું હા તમારી એવી સ્થિતિ થઈ ગઈ હોય કે તમને ગઢડું પણ હું એ પ્રશ્ન કરું કે આ બધો વ્યવહાર આ મંદિરો આચાર્ય આ બધું એ વ્યવહાર સ્થાપન કર્યું હે અને તમે ગાદી સ્થાપી તમે ગુરુ પરંપરા સ્થાપો તમે દીક્ષા આપો તમે શિષ્યો બનાવો તમે મંદિરો સ્થાનો બનાવો અને અહીંયા જ આવો બીજે ક્યાંય જતા નહીં એ બધો વ્યવહાર નહી ગયો અને શ્રીજી મહારાજ ખુદ કરીને ગયા એ બધો લૌકિક ભાવ અને તમે એકાદો આગો ખસી જાય તો એને તમે તરત પકડો ને કે અહીંયા જ આવવાનું બીજે જવાનું નહીં તો એ ક્યાં નો આ ગઢડું ઓછરી દેખાતું નતું ને આવ્યું ક્યાંથી આ મારી વાત સાચી છે હું કઈ એમની ટીકા ટીપ્પણ માટે નથી કેતો આ મૂળ સંપ્રદાય માટે બોલું છું તમે આ બોલો છો તો આજે મારા ઉપર જયારે રોષ કરશો ને હું સત્ય કહી રહ્યો છું શ્રીજી મહારાજે કર્યું છે એ મધ્યના સત્ય સ્વચ્છ વાંચી લેવું આ પરમ કલ્યાણ માટે કહ્યું છે એને આ લાકમાં કોઈને મોહ હોય અને એમને મોહ માનો તો એને માનીને ભજનારો મોહ થી નિવૃત્ત ક્યારે થાય એ પ્રભુ તો મારા તમારા કલ્યાણ માટે થયું છે પણ જયારે માણસ ભૂલે ને મોટા માણસો ડાયા માણસો ભૂલે ને ત્યારે નાની ભૂલ ન કરે આખી ભીત ભૂલે એમ ગામડામાં કહે મોટા ભૂલ કરે ને ત્યારે ભીત ભૂલે આ ભીત ભૂલી ક્યાં કહેવાય હો પણ આમાં થાય છે શું થોડી શક્તિ આવે થોડી સંપત્તિ આવે થોડા શિષ્ય આવે એટલે પછી છકી જ ભાઈ એટલે મગનીરામ હતો દ્રવિડ દેશ કથા સાંભળો ને ઇન શોર્ટ કહીશ આપણને બહુ મધુર છે હવે જે સમાપન છે ને મધુર છે મધુર છે પ્રભુ મગની કેવળ ભગવાનને મેળવવા માટે ઘર છોડી નીકળી લો અપર્ણિત રહીને ભગવાન મેળવવા પણ પછી એમને મંત્ર જંત્ર વાળા મળી ગયા અને એ મેલી વિદ્યામાં ચડી ગયા અને કેવી તાકાત પથરાઓ વરસાડ બાળીને ભસ્મ કરી નાખે ઓહો હ એમ બધી જીતતા જીતતા બધી પૈસાઓની ઉઘરાણી કરતા કરતા કરતા કરતા એ માંગરોળમાં શ્રીજી મહારાજને મળ્યા અને પછી આખું લાંબુ તમે કથા જાણો છો એમને સમજાયું કે અમારી ભૂલ છે શ્રીજી મહારાજને શરણે થઈ ગયા જે કંઈ શક્તિઓ સાધનાઓ કરી મેળવી હતી જંત્ર મંત્રની બધી છોડી દીધી સાધુ થઈ ગયા શ્રીજી મહારાજ પાસે ભગવાન સ્વામિનારાયણ પાસે આવો શક્તિશાળી મેળવેલો માણસ અને અદ્વૈતાનંદ સ્વામી નામ પાડ્યું એ સમજી ગયા કે આ બધું લોકમાં મોટાઇ છે મગની રામ સમજી ગયા ભગવાન સ્વામીનારાયણ સાદું થઈ ગયા હમ આપણે સમજવું રહ્યું કે આપણી પાસે કઈ શક્તિ આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ આપણે એમના વચનોમાં રહી શકીએ છીએ અનુવૃત્તિમાં રહી શકીએ છીએ એમના સિદ્ધાંતોને વળગી શકીએ છીએ કે છકી જઈએ છીએ તો સમાજમાં બે પ્રકારના લોકો છે જંત્ર મંત્ર જાણનારા હોય એમાં ઘણા કોઈ માતાજીની કૃપા હોય હનુમાનજીની કૃપા હોય તો લોકોને દુઃખ દૂર કરતા હોય છે પણ એ તમે જોજો સાચા હોય એ તમારો એક રૂપે લેશે નહીં એ ભાઈ કોઈ રોટલા નાખી દેજો ગાયોને ખવડાવી દેજો એ બધું કરી દેજો હોય તે ફક્કડ હોય કારણ કે સાચા ભાવથી સેવા કરે છે પણ બીજા કેટલાય એવા છે જેની પાસે જંત્ર મંત્ર હોય શિષ્યો વધારે ને પૈસા ને સંપત્તિ ને આ બધું એકઠું કરે ને ટોળા ઉભા કરે વાહવા પછી તમને જોવો જે થાય પણ એમાં દુર્ગતિ સિવાય કઈ આવે નહી શક્તિઓ ઘણી પ્રકારની હોય સંપત્તિ ની હોય શિષ્યો ની હોય બધી હોય અમુક પ્રકારની શક્તિઓની હોય પણ સમજી લેજો એ શક્તિઓમાં સાત્વિક પણ હોય ને અસાત્વિક પણ હો લોકમાં તો ભયો ભયો થઈ જાય ભગવાનની જેમ પૂજાઈ જાય હે ગીતાનો નવમો અધ્યાય નો શ્લોક એમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અર્જુન એક વાત સાંભળી લેજે પ્રભુ બોલો મને ભજનારા મને જ પામે છે દેવતાઓને ભજનારા દેવતાઓને પામે છે પિતૃને ભજનારા પિતૃને પામે છે અને ભૂત પ્રયત્ને ભજનારા ભૂત પ્રયત્ને પામે છે પ્રભુ ગમે તે કઈ કોઈ શક્તિઓથી માણસ મેળવી જાય લોકમાં આ લોકમાં તો વાહ થઈ જાય પણ મેર્યા પછી દુર્ગતિ સિવાય કઈ આવે નહી અને અનંત કાળ સુધી આપણું શું થશે એ વિચારી લેવાય પોતે પોતાના દુશ્મન ન થવાય આપણે વિચારવું જોઈએ મારું મર્યા પછી શું થશે આ લોકમાં વાહવાહ કરવાનો અર્થ શું છે ભાઈ પાસે મહારાજા જેવા છોડી છોડીને ભગવાન નીકળી ગયા છે તો આપણે શું છે પણ આ મોહ પામી ગયા મારા જેવો કોઈ નહીં મારા પૃથ્વીનું રાજ આવે તો દિન આધિન રે એના ઉપર અમે રાજી ભગવાન જેવા ઐશ્વર્ય આવે છતાંય દિન આધિન્ય એવા સાધુ ઉપર અમે રાજી આપણે બધું છોડીને આ મૂળમાં રહેવાની વાત સિદ્ધાંતોમાં રહેવાની વાત છે જો પોતાની દુર્ગતિ ન કરવી હોય તો કવિ બાપુ એક દ્રષ્ટાંત દીધું છે સાપ ઉંદર ભાગે અને સાપ એ ઉંદર માટે કાળ છે આખો ગળી જાય પણ એ સાપ ની શેરી હોય જુદી પડી જાય સાપ ની કાચડી લઈ બીછાનું બનાવી માથે હોય એમ આ છ જુદા પડી જાય ને એટલે કાળ આપણને ચાવી જાય બીછાનું બનાવે એ થાય એટલું કલ્યાણ આ અંગમાં જોડાઈ રહેવાથી છે કાળ આપણું બીછવાનું બનાવે આપણે કાળ ચાવી જાય દુર્ગતિ થાય બધા પછી આપણું કોઈ નહીં એટલે જોવાનું આ લોકના પાંચ પચીસ દિવસ માટે આ બધી મોજ કરવી છે કે પછી આપણે અનંત કાળમાં દુઃખમાં દુર્ગતિમાં ભટકવું છે વિચારવા વિચારવું માટે કલ્યાણ જેમ થતું હોય ને એ શ્રીજી મહારાજે કર્યું હોય એમાં થતું અહીંયા તો બોળી પ્રજાને જેમ ભરમાવો દુનિયા તો પથ્થર તો ઢેફુ તો ધૂળનું પાણી થી પણ પલળે દારૂ થી પણ પલળે સમજાવવા વાળા જોઈએ એમ બધારે સાચી વાત સમજતા આપણે શીખવું જોઈએ તો જ આપણું કામ છે આ મંદિરો એમાં સ્થાપેલી મૂર્તિઓ ક્યાં મળે એ હરે કૃષ્ણ મહારાજ વર્તાલ એ ગોપીનાથજી મહારાજ ગરડા એ આપણા બધા નરનારાયણ દેવ ભુજ અમદાવાદ ધોલેરા રાધારમણ દેવ મદન મોહનજી મહારાજ જુનાગઢ આ બધા દેવ શ્રીજી મહારાજે મૂર્તિઓ પધરાવી ગમે એવા મોટા આવશે અને મૂર્તિઓ પધરાવશે શ્રીજી મહારાજે પધરાવેલી મૂર્તિઓ સમાન થશે પણ ઘણા રોગ છે ત્યાં શું છે જે છે અહીંયા જ છે એ તો આપણે દુશ્મન કહેવાય આ શ્રીજીની સ્થાપેલી મૂર્તિઓ ક્યારે હેત ના તોડવું ગમે તેવા કેતા હોય તો અરે વૈષ્ણવ દ્વારિકા ને ગોકુળ વ્રજ એના માટે આમ હૃદય છે તો આપણા માટે આ શ્રીજી મહારાજના જે રમણ ભૂમિઓ છે આપણા માટે હૃદયને પ્રાણ ના કહેવાય હોકારો કરો તો હોકારો દે છે તમારી હોવી જોઈએ ભાવના જો મને દોઢસો વર્ષ હરિ કૃષ્ણ મહારાજ નો પાટોત્સવ થયો ને ઓગણીસો ચુમ્મોતેર કે મારે દીક્ષાનો યુવક દોઢસો વર્ષ નો પાટોત્સવ છે આજુબાજુ ત્યાં ત્યારે ઘટના બની એ ઘણા ભૂલાઈ ગઈ છે કદાચ કોઈને યાદ નહીં હોય પણ મારો તો દીક્ષા દિવસ હતો એ મને યાદ છે એટલું બધું માણસ હતું અકડે ઠાઠ મેદની હતી અહીંયા અયું દળા એટલું દોઢસો વર્ષ હરિકૃષ્ણ મહારાજ પાટોત્સવ સંજયા સંજાયા એમાં વ્રદ માજી હતા એના છોકરાઓને ભરતા હરે કૃષ્ણ મારા ને લઈ જાઓ દર્શન પણ માં તમને દેખાતું નથી સાવ ધબો ન છે ત્યાં લઈ જઈને આ મેરણીમાં શું કરવું અરે મારા દુર્ભાગ્ય મને અટાણા મોતિયા પાક્યા મોતિયા એટલે કેટરેક્સ તોય આગ્રહ કરે મને લઈ જાઓ મને લઈ જાઓ કોઈ પણ રીતે મને વળતા લઈ જાઓ છોકરાઓ લાવ્યા ઘટના જોજ હરિકૃષ્ણ મહારાજ આગળ માજીને લઈને બે રાખ્યા લેવ માં હરે કૃષ્ણ મહારાજ પણ માને કઈ દેખાય નહીં બે આંખે કેટરેક સ્મોત્યા એટલે રડી પયા અને માથું બે હાથમાં છુપાવી દૃષ્કે દૃષ્ટ રડી પરા દુર્ભાગ્ય મને દર્શન થતા નથી એ વખતે શું થયું બે આંખમાંથી કેટલેક મોતીયા ક્યાં ખબર ન પડે આમ ઊંચું પ્રભુ ભાવ હોય તો કાનજી ફૂટા બારોટ કેતા કે ભાવ હોય તો ચિત ઢીંગલો ચિથરા તણોય નાચે એ બારોટ એની રીતે કેતા ભાવ હોય તો ઢીંગલો ચિથરા તણોય નાચે એ ચિત્રાતણો ઢીંગલો જો નાચતો હોય તો હરિકૃષ્ણ મહારાજ કેમ નાચે હોય તો બાપ આજે ઘટનાઓ ઘટતી હોય પણ કઈ કહેવાય નહીં શું શું કેવું શું વર્ણન કરવું હે ગોપીનાથજી મહારાજ હે પ્રભુ આ બાજુ ઝાલાવાડ ખાખરિયા કહેવાય ત્યાં મોટા અંકે ગામ છે મોટા અંકે ના ફૂલા નામ ફૂલજી ભાઈ પણ એવા એકાંતિક ભક્ત સાંભળજો પ્રભુ એ બધા ભગવતી કથા વાર્તા આવેલા એવા મધુર કંઠે કીર્તનો ગાય સાંભળનારાય ભાવમાં ડૂબી જાય હો બધા ફૂલા ભાવ કહેતા એને નાની દીકરી એનું નામ કાનુબા કાનુબા નાની દીકરી હતી શીતળા નીકળ્યા વર્ષો ની વાત નથી શીતળા હતી ત્યારની જ વાત છે અમારી જે સંતોની પેઢી છે એમણે જોયેલા છે ફુલાબા હમદાવાદ ગુરુ કરું ત્યાં સુધી હતા એટલે હમણાં ની જ વાત છે આ એટલા બધા શીતલા નાની દીકરીને થયા અને પાક્યા તે પરું નીકળે રૂનું પૂમડું લઈ લઈને અહીંયા સાફ કરે અને દીકરી તો બિચારી નાની કાળી સો પાડે બાપનું દિલ છે રડી પડાયું આવડી નાની બાળકીને આવું દુઃખ હો સ્વામી નારા જોયું નથી જાતું એમ ફુલાબા બોલ્યા જોયું નથી જાતું સ્વામી નારાયણ એ સ્વામીનારાયણે બોલ્યા હા મે મહારાજ ઉભા રહ્યા અરે ફૂલજી કહું મહારાજ મેં તમને ધક્કો ખવડાવ્યો નાના ફૂલજી શું છે તમે જાણો છો મહારાજ આ નાની દીકરીનું દુઃખ મને સહન નથી એમાં રડવા શું બેઠો મહારાજ બોલે છે ગઢડા જા ગોપીનાથજી મહારાજના દર્શન કરી બોલે છે ગઢડા ગોપીનાથજી મહારાજ દર્શન કરી અને દાદા ખાચર ના રજ લઈ આવ અને રજ તારી દીકરી પર છાંટ સારું થઈ જશે આટલું કે દ્રશ્ય થઈ ગયા તરત જ ફુલા બા રડાયોપીનાજી મહારાજના દર્શન કર્યા પૃથ્વી પર વિચારતું મહારાજ કોઈ સ્વરૂપ ગોપીનાજી મહારાજ અક્ષરધામ નું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ દર્શન કર્યા દાદાના દરબાર રજ લીધી પાછા અંકે આવ્યા મોટા અંકે દીકરી ઉપર રજ ચાઢી પ્રભુ ક્યાં રોગ ગયો ખબર ની કંચન વર્ણિકાયા થઈ ગઈ કાનુબા કદાચ હજી કાનુબા એ છે છે સમજ્યા પણ એક વાત રદ થયા પથારી હોય નબળાઈ હોય એમાં મનસુભાઈ કરીને હરિભગત હતા એમણે પૂછી નાખ્યું ફુલાભા ધામમાં કેદી જાવું કાય લે આવતી કાલે જ અરે શું વાત કરો કેટલા વાગે પોણા પ્રભુ નો રાજીપો કહેવાય હરિકૃષ્ણ મહારાજ નો રાજીપો કેવાય અને ગઢપુર ગોપીનાથજી રાજીપો કહેવાય આને મૂળ સંપ્રદાયમાં જોડાલ્યો કેવાય આ સડંગમાં રહ્યો કેવાય આચાર્ય નો સંતો નો દાસ થયો કેવાય હે પ્રભુ બીજો દિવસ થયો પૂજા પાઠ કરીને આ તે બધું તૈયાર થઈને બધાને કહી દીધું પોણા અગિયાર વાગ્યા જવાનું છે કહી દીધું પીકને એ તો બધાની વાત કરે જ બધા પેલાથી ગયા નવ વાગ્યાનો સમય થયો એટલે એમાં મારે છે ગરમ પાણી થાય ગરમ પાણી હોય ટાઢા પાણી નાવું છે ઠંડા પાણી નાહ્યા ધોયેલા વસ્ત્રો પીર્યા બેઠા હવે સાંભળજો એના દીકરા દીકરો અશોક હતો અશોક અહીંયા હરિભક્તો એમણે કઈ વાત કઈ લે એ મને વાંચી સંભળાય અશોક વાંચતો ગયો વાત વાત ખરા છૂટતા હોય ને એમ અચાનક કીધું અશોક અટકી જ વાતો બંધ કરી દે કેમ મહારાજ આવી ગયા છે હરી વખત બોલો શરૂ કરી જય સ્વામી નારાયણ કરીને ફુલા ભાવી આ ગયા શીખવાડતા કેવું ગયા આપણને કે આ મૂર્તિઓ કોણ છે આ શું છે મૂળ સંપ્રદાય શું છે આ સડંગ સંપ્રદાય શું છે મૂળ સિદ્ધાંતો શું છે મરતા મરતા કેતા ગયા ને ઉપાસના શું છે ઈન શોર્ટ હવે પૂરું કરું છું ગુરુદેવ શાસ્ત્રીજી મારા ધામમાં ગયા ને પછી વડતાલમાં બધા દેવો નામ છ મંદિરોમાં થાળ ને શ્રદ્ધાંજલિ સભાને બધું કર્યું હતું આ વડતાલની એક વાત કરું છું પ્રેરણા મળે એટલે મારે કઈ મારા ગુરુ નામ દઈને મારે કોઈને કઈ જોડવા નથી એમાં પ્રેરણા મળે એટલા માટે વાત કરી રહ્યો છું એટલે વડતાલમાં શ્રદ્ધાંજલિ સભા જે સભા મંડપ છે ને એમાં હતી આચાર્ય સહિત બધા જ બેઠા ત્યારે નામ અત્યારે હું ભૂલી ગયો છું પણ એક કોઈ વ્યક્તિએ એમના પ્રવચનમાં કહ્યું કે આ રાજકોટ ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુળ કર્યું અમદાવાદ ગુરુકુળ કર્યું જૂનાગઢ કર્યું કિસાન યાત્રા ટ્રેન કાઢી યજ્ઞો કર્યા બ્રહ્મસત્રો કર્યા રાહત કાર્યો કર્યા શિબિરો કરી અનેક સત્કાર્યો કર્યા એ ભલે કર્યા સૌથી મહત્વની વાત જો કોઈ હોય ને તો એ કે શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સંપ્રદાયના મૂળ બંધારણમાં રહીને આ કર્યું છે દેવ આચાર્ય રહી છે નહીં સંપ્રદાય છોડ્યો નહીં એ દેવ આચાર્ય ને આ મંદિરો જે છે એને ક્યારેય છોડ્યા નહીં અને એમને જેટલું કષ્ટ આવ્યું એટલું કોઈને નહીં આવ્યું હોય સંપ્રદાયમાં છતાં એમણે છોડ્યું નથી આ મહત્વની વાત છે એ જ શ્રીજી મહારાજ સ્થાપીને ગયા વ્યવહાર સ્થાપન નથી પરમ કલ્યાણનું બંધારણ છે એમાં આપણે રહેવાનું છેલ્લે ફરીથી ફરીથી મને એક વાત વાંચવી ગમે છે એટલે કઉ કે આ વાત જીવમાં વણી રાખવી ગોપાળાન સામે પ્રથમ પ્રકરની ઓગણીસમી વાત કરી છે એ કે આપણને ગમે તે સાંભળવા મળે ગમે તેવા ગ્રંથો મળે ગમે તેનું લખાણ મળે ગમે તેવા પુરુષો મળે ગમે તેવા ચમત્કારી વાળા અરે ગમે તેવા અંતર્યામી મળે હ પણ ગોપાળ સાહેબ શીખવાડે છે કે શાસ્ત્ર સાથે એના સિદ્ધાંતોને મેળવવા જો મળે તો એના થઈને રહેવું મન કર્મ વચ્ચે અનુવૃત્તિમાં રહેવું મળે તો ઊભા રહી જવું એ ફરીથી વાત આ સમાપનમાં હું વાંચી રહ્યો છું અને સત્પુરુષને સંગે કરીને જીવ સુખ્યો થઈ જાય છે માટે સત્પુરુષના લક્ષણ શાસ્ત્ર સમજીને તથા તેમની મોટવ વચનામૃત આદિક ગ્રંથ શાસ્ત્ર શીખીને તેમની મોટવ વચનામૃત આદિક શાસ્ત્ર શીખીને વિચારીને તેમની અનુવૃત્તિમાં મન કર્મ વચને વર્તવું તે કયો છે ઉત્તમ સેવવા તથા શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી સત્શાસ્ત્ર નો સિદ્ધાંત તથા મહત્પુરુષનો એટલે સત્પુરુષનો સિદ્ધાંત એ બેને મેળવવા જો બે એક સિદ્ધાંત થાય તો મહત્પુરુષનો વિશ્વાસ પૂર્વક સંગ કરવો મતલબ શું જો બેના સિદ્ધાંત વચરામાં તારે સિદ્ધાંત ન મળે આપણા મૂળ સંપ્રદાયના શાસ્ત્રો સાથે સિદ્ધાંત ન મળે તો મોટા પુરુષ ગમે હોય તો એનો સંગ કરવો પછી લાગ્યું છે થવું નહીં કેમ જે વેગવાન શાસ્ત્ર સમજાતું નથી ઘણી બધી વાતો થઈ કેવળ ને કેવળ શ્રીજી મહારાજના સિદ્ધાંતોને સાચવવા માટે મૂળ સંપ્રદાયને સાચવવા માટે શુદ્ધ ઉપાસનાને સાચવવા માટે ભેળ શેરથી બચવા માટે ગમે તેવી મોટી વાતો ડિંગની કલ્યાણની થતી હોય તો પણ કલ્યાણ જેમ થતું હોય એમ જ થાય અને મેં હમણાં પણ કહ્યું કે દવામાં ફેરફાર કરો તો રોગ નો ટાળે રોગ હમેશા અસલી દવાથી જ મટે નકલી દવા બજારમાં બહુ છે ઘણા સાચા ડોક્ટર હોય છે ત્યારે ભલામણ કરતા હોય છે અસલી ગોચજો દવા જો નકલી મારો ઘણા નથી કેતા હાથમાં દીવો લઈને કુવામ પડવું હોય તો એને કોણ રોકે એમ હવે આ બધું સ્પષ્ટ છે સામે છતાંય હાથમાં દીવો લઈને આપણે કુવામ પડવું હોય તો કોણ રોકે ભાઈ એટલે મે તો કેવળ ને કેવળ આ શ્રીજી મહારાજના સિદ્ધાંતોને સાચવા રક્ષવા અને ગોપાળાનંદ સ્વામી નંદ સંતો એનું ભૂંડું ન દેખાય એના માટે ઘા ન થાય આપણા જે સિદ્ધાંતો શ્રીજી મહારાજ થાય એના ઉપર ઘા ન થાય અને પરમ કલ્યાણની પરબંધ ચાલુ રહે અખંડ રહે શુદ્ધ ઉપાસના રહે શુદ્ધ સિદ્ધાંતો જળવાય રહે પ્રાણ બચ્ચે પ્રાણ એના માટે અમે કહ્યું છે એમાં કોઈને કડવું લાગ્યું હોય ખોટું લાગ્યું હોય વડીલ છો બધા તમે સંપ્રદાયમાં બધા મોટા છો પણ છતાંય માનસિક આપને સૌને દંડોટ પ્રણામ કરીને વિનંતી કરું છું પાછા વળો મૂળ શાસ્ત્ર મૂળ સિદ્ધાંતો એ રીતે ભજન કરતા થાય એ રીતે ઉપાસના કરતા થાય અને જે કાંઈ નકલી પકડાઈ ગયું એને છોડી દઈએ એમાં જરાય આપણો અહોમાડો ન લાવીએ સાચું શીખવાડીએ અને સાચું કરીએ જે કાંઈ થઈ ગયું હોય ખોટું તે દૂર કરીએ કાઢી નાખીએ એને એક બાજુ મૂકી દઈએ મેં ઘણી વાતો કરી છે અને મૂળ સિદ્ધાંતોને સાચવીએ શ્રીજી મહારાજ બહુ રાજી થશે સમય જતાં જ્યારે શિવજી મહારાજના સિદ્ધાંતો પર ઘા થશે ને ત્યારે બહુ ભૂંડી દશા થશે માટે અત્યારે જાગવાનો સમય છે જાગવાનો સમય છે રક્ષવાનો સમય છે એ સમયે આ બધું કયું છે માટે મને માફ કરજો સાચું છે એ સ્વીકારજો અને સાચાનું રક્ષણ કરજો શ્રીજીના મૂળ સિદ્ધાંતોનું રક્ષણ કરજો શુદ્ધ ઉપાસનાનું રક્ષણ કરજો જેમ કયું છે એમ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની કઈ રીત છે એ કરજો અનાદિમુક્તની મોટી મોટી વાતોમાં પુરુષોત્તમ રહીને પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી એવા ચાળે આપણે ચડવાની જરૂર નથી અને એ ખોટું છે કોઈ શાસ્ત્રમાં મળતું નથી માટે મૂકો એ પડીકા સંકેલી કરવાનું છે કહેવું છે એ કરીએ એ બધું અપનાવીએ ફરીથી આપ સૌની માફી ક્ષમા માગીને વીરમું છું સજાનંદ સ્વામી મહારા